ंदर रूप अनूप जुगल चरणे नीरे लोल नकशिख प्रेम सखी नाथ रहो उ Vandu sahaja anandara sarupa anopama. सहजानंदर स्वरूप अनूपम सार ने आपदना रचयिता प्रेमानंद स्वामी विषय आपने गत शुक्रवार थोड़ा सांभ उपरांत आ जे महिमा छे ये विषय थोड़ू सांभ हजू थोड़ समझवा कोशिश करिए सौराष्ट्रमा वा, वॉकिया गाम में देवराज बापा ठुमर भगत थे श्रीजी महाराज परम उपासक जीवन पर अति अद्भुत पवित्र निष्ठावा ग्रहस्थ न जीवन में वैराग्य प्रेरी ने साधु कर मूकना भक्त इम ग एक दरबार गामधणी एमन नाम आला खाचर आलाखाचर ने नव चांदरी भेस अचानक सर्पदंश चढ़ू झेर चढ़ तुरंत एना उपचारों शुरू करेस बहुजती दुधारी भेस ઘણા પ્રયત્નો થાય પણ વિષ ઉતરવાને બદલે વધતું ગામના ઘણા લોકો દરબાર ગઢમાં ભેળા થઈ ગયેલા જે કોઈ સૂચન કરે એ પ્રમાણે ઔષધ થાય ભેંસ ફળિયામાં આડી પડીને તરફે देशी औषध जाए उपचारों करवा पीड़ा भेस की पीड़ा ब जी सकते स्थिति જ્યારે વૈદોએ અને મંત્ર તંત્રને જાણનારાઓએ પણ એમ કહ્યું કે દરબાર હવે ભેંસ નહીં બચે ત્યારે દરબારને બહુ દુઃખ થયું ખરેખર તમે જો આવું દ્રશ્ય ક્યાંય જોયું હોય ગામડામાં તો આ વાત તરત સમજાઈ જાય મેં એક જોયેલો આવી જ રીતે આ પોઝિશન જે ભેંસને ઝેર ચડેલું ઉતારવા માટે જે કોશિશ થતી અને ગામના બધા જે હમદર્દીથી બધા ભેળા થયા હોય અને ભેંસગ્રસ્ત થને મોટું આવકનું સાધન પોષણનું સાધન અને હોય લાગણી જ્યારે લાગ્યું કે હવે ભેંસ નહીં બચે ત્યારે વળી કોઈએ હિંમત કરીને દરબારના કાનમાં કીધું કે દરબાર एक उपाय छे जो करो तो अरे बापा बोलो ने तो क्या भगवान स्वामी स्वामीनारायण भगत देवराज बापा है हमें ते हमेशा गाड़ो दीदी तिरस्कार कर अपमान कर नड़वा बाकी नथी देवराज बापा कोई ने खेतरकाम करता जो कोई ने वीछी करे सर्प करे कोई झेरी जंतु परड़का क तो बापा करी ने ये कई करे तो देवराज बापा कृपा करे विष उतरी जाए का आत आए कि निय हो, हो कारण के भगत ने प्रसिद्धि कई पड़ी तो नहीं तो बोलावो नहीं हमें जईए अने वच्चे झगड़ो आई रीते हमें के तबते जाओ दरबार ने गरज सदी एकदम दौड़ता खुले पगे भगत ने माटे गया भगत तो मंदिर में जो श्रीजी महाराज की मूर्ति सासी ने तो वचनामृत वाँचता था मंदिर में एकला जता, आला खाचरे बूम पाड़ी देवराज बापाएं जा दरबार ना अवाज है अह क्या थी? વળી નિરાતે ભજન કરનારા ને ક્યાં નડવા આવ્યા છે ગામમાં રહેવું એટલે મુશ્કેલી હોય સમજી શકો છો આજના જેવા કઈ કાયદા કાનૂન નહોતા બાપા એકદમ ઉભા થયા અને જ્યાં બારણું ખોલ્યું ત્યાં આલાવાળા હા દરબાર તો કે દેવરાજ મારી ભેંસને સાફ કર્યો છે ઉપચારો કર્યા પણ વિષ ઉતરતું નથી ઝેર ઉતરતું નથી મરણની ઘડીઓ ગણાય છે હશે મેં તને બહુ હેરાન કર્યો છે પણ હવે જો મારું વેણ છે આવી જા અને જો ઝેર ઉતાર તો તારો આભારી થઈશ અરે બાપા કે તમે દરબાર આવું ના બોલો ના આ તો વેણ નાખ્યું જોયું તને ભાઈ જો આવી જા તો સારું ના અપઘડી આવ્યો હો દરબાર જાઓ ભગતને ખ્યાલ ન રહ્યો શું બોલાઈ ગયું આલાવાળા કીધું પણ જોજો ભગત જલ્દી આવજો હા આવ્યો હમ હમણાં આવ્યો દરબાર દેવરાજ બાપાને એક બાજુ એમ થયું કે જે ભગવાનની જેવી ઈચ્છા ના પણ ન પડાય ને હા પણ ન પડાય એવી પોઝિશન પણ કહી દીધું છે એટલે મહારાજના ચરણરજ માટે મંદિર એને વાળી ચોળી એ રજ મંદિરની ભેળી કરી माथे बांधवाघड़ी होने सेड़े रजने बांधी महाराज की मूर्ति साहब जो हाथ जोड़ी प्रार्थना करी महाराज हूँ कई मंत्र कोई आंतरिक नहीं कोई विद्यावान नहीं हूँ तो तमो अबूदेव एवोक सेवक छू नाराज लाज रागजो कृपा करजो तो सुखे तरा सतोन भक्त भजन कर साम में सुख था દેવરાજ બાપા ચરણ રજ લઈ મંદિર નહીં અને એકદમ ઉતાવળે પગે આવ્યા પણ હવે મંદિર થોડું છેટે હોય દરબાર ગઢ છેટો હોય મંદિરને વાળવું રજ એકઠી કરવી પ્રાર્થના કરવી સમય તો જાય જ અને છેલ્લી ઘડી આલાવાળા આવ્યા દેવરાજ બાપા ત્યાં પહોંચે એ પહેલાં જ ભેંસે પરાણ મૂકી દીધા અને અર્ધા પોણા હાથની જીબ બાર કાઢી નાખી આંખો લેલી કાચ થઈ ગઈ પેટ ફૂલીને ઢમઢોલ થઈ ગયું બધા પગ એકદમ ઊંચા થઈ ગયા નાનું હાથીનું બચ્ચું પડ્યું હોય એવી ફળિયાના ચોકમાં ભેંસ પડી છે નિરાશ થઈને ગામ લોકો જરા દરબારને આશ્વાસન રહે એટલા માટે ઊભા છે દરબાર પણ આમ અવાક થઈને જોઈ રહ્યા છે એ વખતે દેવરાજ બાપાએ પ્રવેશ કર્યો પણ થોડો વિલંબ થયો હતો એટલે આલાવાળા બોલી ગયા કે હવે દેવરાજ હવે પાછો જા ભાઈ જા હવે રેવા દે વયો જા વયો જા પણ દેવરાજ બાપાએ કશું સાંભળ્યું નહી અને ભેંસની પાસ બાજુમાં બેસી ગયા પાઘડીને છેડે જેમ ચરણ રજ બાંધી હતી એ ખોલી સામે આવી રીતે ખુલ્લી કરી આખી મીચી પલાંઠી વાળી શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરી અને આ રજ લેતા જાય ને ભેંસ ઉપર છાંટતા જાય ને બોલતા જાય બંદો સ નંદર સ્વરૂપ અનોપમસાર રે લોજતા છૂટે ફસ ગામ લોકો જુએ છે કે આ શું ભગત કરે છે પણ દેવરાજ બાપા તો આંખો મીચી કડીએ કળીયે ભેંચના મૃતક શરીર ઉપર મંદિરની રજ ચરણની રજ છાંટે અને પદ બોલતા રહે આખું વાતાવરણ બદલાઈ ગયું ભાઈ બધાને એમ છે કે શું થશે ભાઈ મરેલા કંઈ જીવતા થાય છે ભાઈ गया प्राण कई पाचा वड़े पिक्षेप करने हिम्मत नहीं बोलता बोलता ज्यादा पांच पद पूरा थे त्या पंचेन्द्रिओ में जाने हलन चलन थे ज्या छठू पद पूे जीभ अंदर खेची लीध जीव आ गया जेव सातम पद भगत तो आँखें मीची ने बोलेज जाए रथ छाटता जाए शु थकिया एने खबर नहीं गु गोिया भर थी गई आ शू कह मंत्र जा फकीर बाबाओा रही जाए मंत्र गुप्पत हो गुपत आ तो प्रकट जहानवाद सांभे बोले आने आ शू चमत्कार सातमू पद पूेस बैठी थी गई आठमू पद पूरे भगते रज छाँटी आँख खोली तो भगत भैंस नती भैंस तो सामने गांस खाती दौड़ी ने आला खाचर देवराज बापा पग में पड़ी गा देवराज तू खरेखर देव छो देव મેં અત્યાર સુધી તને પીડ્યો છે એ પાપને માફ કરજે અને મારા ઉપર હવે જો રાજી થયો હોય તો માગતું તને જોઈએ આપું દેવરાજ બાપા કે હા હા હા બાપા મારે મારે કંઈ જોતું નથી બસ મનમાં ઈચ્છે કે નડો નહીં તોય બાલ છે બાપા અમે સુખે ભજન કરીએ છીએ એને જો ભજન કરવા દો તો સારું છે બસ પણ ના દરબાર કે પણ આ શું કર્યું મારા ગામમાં જાઓ દેવ જેવો પુરુષ અને હું માનું નહીં એ દેવરાજ કાંઈક માના ખાતર કાંઈક માગી લે ના બાપા બસ મને હવે જવા દો મને મારે અકળામણ થાય છે મને મારા પ્રભુ પાસે મંદિરમાં બેસવા દો ના ત્યાં સુધી જવાય નહીં ભાઈ દેવરાજ મારે કાંઈક આપવું છે બહુ આગ્રહ કર્યો અત્યારે કહ્યું કે દરબાર જો તમારે આપવું જ હોય ને તો મંદિરમાં થોડી સાધુ સંતો આવે છે ત્યારે ભોજન થાળ બનાવવાની સંકળામણ છે ઉતારાની તો બાજુમાં થોડી જમીન પડી છે જો આપો તો સાધુડા ઉતરે ને ઠાકોરજીના થાળ થાય એટલી જમીન આપી દીધો એટલે બસ છે દરબારે કીધું જા આપ્યું હજી જોઈએ તો માગી ના બાપા એ મંદિરને જમીન આપી સરસ મજાનો ભંડાર ને બધું થયું એ મંદિર આજે પણ વાંક્યામાં છે આ ઐતિહાસિક ઘટના છે મૃત સંજીવની વિદ્યા કહેવાય મરેલામાં જો પ્રાણ આવતા હોય તો આપણે તો જીવતા છે એનો જપ કરીએ તો આપણે ક્યાં મરી ગયા છે તો મળદાને બેઠા કરે મતલબ મળદા લેવા જીવનને પણ ચેતનવંતુ કરે સત્સંગમાં નબળા પડી ગયા હોય પણ જો બંધુના પાઠ કરે તો પ્રાણ આવે અને ગયા પ્રવચનોમાં આપણે જોયું કે મહાદેવની પ્રતિષ્ઠામાં પણ વંદુના પદથી મહાદેવજી પધાર્યા આવી પ્રતિષ્ઠા મહાદેવની વિશ્વમાં થઈ હોય એવી પહેલી ઘટના છે કે વંધુના પદ નો વૈદિક વિધિ વિચાર નહીં વૈદિક મંત્રોનો ઉચ્ચાર નહીં વૈદિક પૂજન શોળોપચાર કશું નહીં અને એક સામાન્ય બ્રાહ્મણ એ વંધુના પદ બોલે અને મહાદેવજી આવે ને આખું બાણ આમ ધ્રુજવા માંડે અને ગોપાળાનંદ સ્વામીને હાથ મૂકીને શાંત કરવું પડે અને એ પ્રતિષ્ઠિત શિવજી કરવાના થાય એ વડોદરામાં આજે પણ દર્શન આપે છે નમ પાર્વતી પતાય હા મહાદેવ વાય વાય બાય ભગવાન પ્રતિષ્ઠિત થાય કેવાનું બંધુ સજા નથી આપણા આપણા હૃદયમાં હૃદય સિંહાસનમાં હૃદય કમળમાં પ્રતિષ્ઠિત થાય આ બધી ઘટનાઓ સત્ય છે માનવી ન માનવી એ સૌની મરજીની વાત છે પણ આમાં રંજભાત્ર પણ જૂઠ નથી થોડા વર્ષો થયા બહુ જાજા નથી થયા નામ નહીં આપું પણ એક વૃદ્ધ દાદા એ મને મળ્યા मैंने के मैं घना वर्षों सत्संग है भजन करूच छूत छू वचनामृत वाँचू माला करूँ मंदिर जाऊँ सेवा करूँ आ बद मूर्ति सुख नहीं आत मैं कहते बापा जो ते मनाय तो सीधी साधी उपचारात्मक बात करूँ मैंने क्यों नहीं तो पूछूच મેં કીધું બીજું જે કરતા હશો એ થોડું ઘટાડી હવે આ વર્ષ થાય બસ બેઠા હો જેટલા થાય એટલા રાત દિવસ બંધુ સહજાનંદ રસરૂપ પદોના પાઠ કરો બસ ઘણાને શું હોય કે આ તો રોજ બોલીએ છીએ ને આમાં શું એ મન રે તો થાય નહીં તો રોજ બોલીએ જ છે ને ના પાંચસો પાઠ કરો તો શું થઈ જવાનું છે હવે એમ તો ભાઈ આપણે પાંચસો માળા લઈએ તો એમ આપણે કહીએ છીએ કે રોજ સાંભળે સામે કરીએ જ ને એમાં ચાતુર્માસમાં વળી માળા કરવાની જો જરૂર છે રોજ ભક્ત ચિંતાની વાતચીત છે ને વળી ચાતુર્માસમાં વિશેષ કરવાની જો જરૂર છે એમ આડા ફાટવું હોય એને તો કોઈ વાંધો જ નથી પણ ભાઈ રોજ બોલીએ છીએ એનાથી વિશેષ કરીએ અને મન રાખીને કરીએ કોઈ એવું કાંઈ ચાતુર્માસના નિયમમાં આપણે નીચે છાપ્યું છે કે મન રાખ્યા વગર પાઠ કરજો એવું લખ્યું છે ક્યાંય એ તાજા કલમ મારી છે હે એ મન રાખીને જ બોલવાનો વિધિ હોય અને એનો જ ફાયદો છે પણ છતાંય પણ મન જેટલું રે એટલું રાખીએ પણ કાંઈ બધાને શું આમ ખીલો જ થઈ જતું છે ક્યારેક તો મન ભાગી જ જાતા હોય ને છતાંય બોલેલું છે તમે આઠ કલાક સરકારની નોકરી કરવા બંધાયેલા હો છો એમાંથી બે ત્રણ કલાકની ગપચી મારો છો તોય તમે ચાલીસ પગાર પડાવો છો તો આ વંધુના કે મજન કરતા કે માળા કરતા થોડી વાર રેસ્ટ લઈ આવે તો શું ભગવાન પગાર કાપી લેતો હશે શું તમે વાતો પડાવશો ના પણ હવે જે સામાન્ય સરકાર પગાર નથી કાપતી તમે એનું ઔષધ લેતા હો પણ કોઈ વૈદ એમ કે ભાઈ તમે લેજો વાત ફરી જાય આપણી શ્રદ્ધા વધી જાય વસ્તુ છે પણ હોવું જોઈએ પણ તમને એમ થાય કે આ વૈદ તો મારી જ નાખે તો પછી કઈ ના થાય એમ ઘણા સાધુ ભેળા રીએ શરીરથી રીએ હૃદયથી ના રીએ બધી વસ્તુઓ હૃદયથી થાય છે અને આમ પાછા બધા સાધુ અને મહિમાની વાતો જાણતા પણ હવે શું કહીએ આ સત્સંગમાં એટલું બધું અમુક ભેળાણ થઈ ગયું છે ને કે એને ચોખ્ખું કરવું ને એ હવે જેવાનું કામ નથી એટલે બાપા વંદુના પદ છે એના પાઠ કરો જેટલા થાય એટલા મને ક્યાંક કર્યું ચાલો આજથી જ શરૂ આને શ્રદ્ધા કહેવાય નહીતર એને આટલી ઉંમર છે વ્રત છે લગભગ પંચ્યાસી ની આસપાસ હશે દાદા તો એને એમ ન થાય ભાઈ કે હું પંચ્યાસી વર્ષથી કરું છું તો એમાં શું કંઈ બીજો એવો ને અફલાતુને આઈડિયા બતાવવાનું હે અફલાતુને આઈડિયા બતાવો ના ભલે સ્વામી કરશો એણે એવા ભાવથી કર્યા એક જ મહિના પછી એનો ફોન આવ્યો કે મને કે સામી શોખ સુખ અને સુખ છે લ્યો અને એ જ રીતે વરસ પૂરું થયું એને અને એના એક દિવસે એના છોકરાને કીધું હવે મને હેઠો લ્યો હેઠો લ્યો હેઠો લ્યો ધામમાં જ છે હેઠો લ્યો અને એણે લીધા નીચેને કીધું કે જો એમના ગુરુ ત્યાં વૃદ્ધ હોય ત્યારે કેટલા વર્ષ પહેલાં એ તો ધામ પધારી ગયા હોય શ્રીજી મહારાજ આવ્યા છે મારા ગુરુ આવ્યા છે લ્યો જય સ્વામિનારાયણ કે બાપા વૈયા કે મૂર્તિ ખડી થઈ જાય જો ભાઈ આ એટલા માટે કે કદાચ કોઈને વિશ્વાસ આવે એવી અપેક્ષાથી વાત કરું બાકી તો અમને બીજું કાંઈ ના કરીએ આ ચારેક વર્ષથી આપણે અહીંયા જુદા જુદા નિયમો આપણે લેવડાવીએ છીએ એટલે હું તમારી સાથે પછી એ જ નિયમ લઉં પણ 4 વર્ષ પહેલાં ઘણા વર્ષોથી આ મેં કોઈને કહ્યું નથી ચાતુર્માસમાં મારે હંમેશા જેટલા થાય એટલા વંધુના પાઠ જ કર્યા બીજું મેં કાંઈ ચાતુર્માસમાં કર્યું નથી ચાંદરાણ કર્યું નથી ધારણાપણા કર્યા નથી વેલા ઉપવાસ કર્યા નથી કાચું કાધું નથી એકટાણા કર્યા કઈ નઈ મેં કોઈને કીધું જ નથી આજ તમને કઉ છું મેં ઘણા વર્ષ સુધી વંધુના પાઠ કર્યા છે અને મારી તમને સોનાના પત્રમાં લેખિત કેતા હોય તો ગેઝેટેડ પેપરમાં લખી દઉં વંધુના પાઠ કરવાથી સહજાનંદ સ્વામીમાં હેદ થાય છે ખબર ના પડે એમ હેદ થાય પણ હવે કહેવાય આ તો રોજ બોલી હું તો તારા ફૂટ્યા હે ભાઈ અને એનાથી મીઠી વાત એમ કહી દઉં તમને ઘણી બધી વસ્તુ હોય વખત મેં ઘણી વખત તમને કહ્યું છે કે જેટલું જાણીએ કે કહેવાય કે દેખાય એ બધું કહેવાતું નથી સભામાં અને જો કહીએ તો કોઈને મનાય નહીં એવી બધી વાતો હોય પણ અમુક વસ્તુ સરળ લાગે અને થોડીક એમ લાગે કે સમાજને પચે એવી કંઈક વાત હોય તો વળી ક્યારેક આપણે કહી નાખીએ એમ બાકી સત્સંગમાં જે કાંઈ જે બધું કહેવાયું છે એ રંચ માત્ર જૂઠ નથી એટલો વિશ્વાસ રાખજો बीजी बात यह कहूँ कि आप गया शुक्रवार आ वन सहजान पद पर थोड़ी बात करी और अपने यकते थोड़ा निम पत्रक बदवा निम लत पूरी करी शुक्रवार तो बीजे दिशा शनिवार हमें शनिवार मारे जवा बीजे अने मैं जय चड़ाया वर्ताल आप बहार जवा लगभग बहार कहीं जानू ओछू बने ગરડા જવાનું થાય ક્યારેક એક્સિડેન્ટલી ક્યારેક એમ વડતાલનું પણ આકસ્મિક એવી રીતે જવાનું થયું અમારા જવાનું હતું વિમલવાળા શું મહેશભાઈનું હતું કામ એ નિમિત્તે પણ એમાંથી થતાં થતાં તો એ મહેશભાઈ એ ગાડી લઈને આવ્યા એમની સાથેવાળી દિલીપભાઈ આવી ગયા હું હતો અને અમારી સાથે જોઈડમાં એક સાધુ ગોવિંદ સ્વામી હતા પછી અમારા પ્રકાશભાઈ અને જયેશભાઈ કાવર અને ઘનશ્યામ પ્રેસવાળા એટલા જણા અમે ભેળા થઈ ગયા અને અહીંથી બપોરે અમે બે વાગ્યે નીકળી ગયા આપણે અંદાજે ચાર વાગે પહોંચ્યા એટલે અમે વડતાલ સીધા ગયા જે જે કામે નીકળવાના હતી તો અસાઇડ થઈ ગયું બાજુમાં રહી ગયું અમે સીધા વડતાલ જ પહોંચ્યા ડેરામાં ગયા દેવના ભાવથી દર્શન કર્યા એટલે પછી દર્શન બધે થઈને પછી ફરીથી એકવાર દર્શન કર્યા જ હોય હરિકૃષ્ણ મહારાજના પણ ફરીથી પાછા ત્યાં જઈને આપણને સેજે એમ થાય કે હજી થોડું બેસીએ એમ અને એમાં આપણે એમાં ખાસ મારા ઘણા વખતે હું કદાચ કેટલા વખત ગયો છું હું વડતાલ ગયો એ મને યાદ નથી એટલે ઘણો લોંગ ટાઈમ થઈ ગયો છું એટલે હું નિરાશ ત્યાં પછી અંદર જાળીને ટેકો દઈ અને સામે બેઠો હતો મને તો ખબર નહોતી કે એટલે આ બધા જે અમારી સાથે ચાર પાંચ જણા યુવકો આપણા મંડળના હતા એ જાળીની પાછળ પણ ત્યાં બેસી ગયા છે એ શ્રીજીની પ્રેરણા હશે મને તો એ પાછળ છે એ કશી કાંઈ ખબર નહોતી અને હું કૃષ્ણ મારા નામ દર્શન કરતો હતો એ લોકો એની રીતે દર્શન કરતા હતા એમાં પાંત્રીસ ચાલીસ વર્ષનો એક ભાઈ એ આ પ્રકાશભાઈની બધા બેઠા હતા એ પ્રકાશભાઈની એકદમ બાજુમાં આવીને બેઠો આવીને બેઠો અને પુસ્તક કાઢ્યું કીર્તનાવલીનું અને એમણે શરૂ કર્યું નસાર રે આપણા સ્વપ્નમાં એક હતું નહીં કે અમારે ત્યાં પાઠ કરવો અહીંયા હાથ મૂકીને કહીએ છીએ અમારા પાંચ છ જણા જે હતા અમે કોઈને સંકલ્પ નહોતો કારણ કે આઠ પદ બોલવાનું એટલો સમય છે કે નહીં કોઈને ખબર નહોતી એટલે શરૂ કરવાની કોઈ સંકલ્પના જ નાભી સુધી કોઈને સંકલ્પ નહોતો એ આવ્યો ભાઈ પહેલો અજાણ્યો બેઠો ચોપડી ખોલી આ ઢાળમાં પાછા આ જ ટોનમાં એને વંદુ શરૂ કર્યું એટલે બાજુમાં સેજા ચાર પાંચ જણા બેઠા બધા અત્યારે હાજર છે સભામાં એમણે તરત ઉપાડી લીધું એને તો ગોળ ગાડું મળી ગયું કે ત્યારે કે આ આપણે અહીંયા લઈ લીધા બહુ સરસ થયું એ પણ એમણે જે વંદો સહજાન રસરૂપ એટલે એ જે કંડિકા બોલ્યા એટલે આ બધા ઉપાડી લીધું મેં ઉપાડી લીધું પેલા ઉપાડનારા એ લઈને પ્રકાશભાઈ આપી દીધી અને પોતે માળા કાઢીને માળા કરવા એક કડી એ માણસ બોલ્યો નહીં આથે આજ પદ જ્યાં સુધી બોલાયા ત્યાં સુધી એને માળાજ કરી એ પૂરું થયું પુસ્તક આપ્યું એ તરત સંકેલી એ જતો રહ્યો ગયો ગયો જય સ્વામી નારાયણ આ તમને મનાય તો માનજો પણ આપણે જે નિયમ લીધું છે એને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજે મહોર મારી દીધું એમણે જ પ્રેરણા કરી એમણે જ પેલાને મોકલ્યો એમણે જ કીધું આ પદ બોલો અને આ મારે અહીંયા બોલાવડાવવા છે અને અહીંથી જ મારે ચાતુર્માસનો નિયમ શરૂ કરાવવો છે એટલે આ બધી ભાવનાઓ હોય છે અને ખરેખર દિવ્ય ઘટના છે હજી કોઈ નિયમ લાગતો કે આમાં હું તો એના ફૂટ્યા ખુદ શ્રીજી મારા ચાતુર્માસના જો મને અહીં આવતા આવતા આમ કંઈક કંઈક થઈ જાય છે કે આવું ન બોલાય પણ ભાઈ આપણે જ્યારે વિષ્ણુ સહસ્ત્રના પાઠ શરૂ કરાવ્યા હતા ત્યારે પણ દિવ્ય ઘટના ઘટેલી પછી એની આગળ હરિસ્મૃતિના પાઠ કરાવ્યા ત્યારે એનાથી પણ અતિ દિવ્ય ઘટના ઘટેલી પણ મેં કોઈ વાત તમને કીધી નથી અને કહેવાનો પણ નથી પણ આ બધી વાત આ વર્ણબંધુ સહજાનંદના પાઠમાં જે ઘટી એ જરા કહેવાય અને સૌને પચે એવી વાત છે પણ સહજાનંદ સ્વામીનું જે ભજન થાય છે એમાં અતિ દિવ્યતાઓ ભરી છે અને વાત લાગતી હોય સામાન્ય પણ સહજાનંદ સ્વામીનો બહુ રાજીપો હોય છે માટે શંકાઓનો કુત તમે કોઈ બીજી બાબતોમાં શંકા કુતરક કરો તો હજી સમજાય કે ભાઈ આચરણ નથી સમજાતું પહેલું નથી સમજાતું આનો વ્યવહાર નથી સમજાતો પણ અમુકના ખોપડામાં કોણ જાણે ગાયોના ને ભેંસવાના પોદળા ભર્યા હોય એવું લાગે કે આપણે ભજનની વાત કરીએ ને એમાં એને વિશ્વાસ ન આવે તો પછી એને એના છે ને પોતે ઈલાજ કરવા જોઈએ પણ મને લાગે છે એના ઈલાજ કોઈથી ન થાય એ એનો રસ્તો કરી રાખે આપણે એવાના શબ્દોમાં ન આવવું પણ સદાનંદ સ્વામીના શબ્દોમાં આવવું આવું દિવ્ય તમે ગોત્યા કે આવી મોર મારી શ્રીજી મહારાજના રૂવાડા ઊભા થઈ ગયા હોય એમ કહે મારે પ્રેમાનંદ સ્વામીને દંડવત કરવા છે પદ ગોત્યા બ્રહ્માંડમાં ગોત્યા હોય જેને ફૂટ્યા હોય એમ કે આના મા તો શું છે આ થાય એને થાય આપણે ક્યારેય થવું જોઈએ નહીં હવે આનાથી તમને વિશેષ પછી કેટલાક પ્રમાણો આપવા પછી तो सामान्य जु भाई वंदु सजानंद पद से ये कोई तत्वज्ञान निरूपण करना पद नहीं अखिल ब्रह्मांड म एक तू श्री हरि जुजबे रूपे अनंत भासे પછી નામ રૂપ જુજવા આખરે હેમનું હેમ હોય અખિલ બ્રહ્માંડમાં આ તત્વજ્ઞાન નિરૂપણ કરનારા પદ નથી આત્મજ્ઞાન નિરૂપણ કરનારા પદ પણ હરગી નથી જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જો હું વાદી અનાધિ સર્વે ઉપાય એવું તત્વજ્ઞાન આત્મજ્ઞાન નિરૂપણ કરનારા પણ ત્યાગ વૈરાગ્ય નિરૂપણ કરનારા પણ આ પદ નથી ત્યાગન તકે વૈરાગ ખરીએ કોટી ઉપરાગ્ય નિરૂપણ કરનારા પણ આ પદ નથી ભજન કરનાર કરવાની પ્રેરણા આપે પ્રાણી ભજી લે ને કિરતા રહ્યા તો સપનું છે સંસાર એવું કહેનારા એવું નિરૂપણ કરનારા પણ આ પદ નથી સીધું નામ સ્મરણ ઉપર વજન દે એવું નિરૂપણ કરનારા પદ આ નથી રામ જપો રામ જપો રામ જપો બા એવું કહેનારા પણ આ પદ નથી આ પદ ભગવાનના શણગાર અને સૌંદર્યનું વર્ણન કરનારા જે પદો હોય છે એવા પણ પદ નથી કંદર પયગણિત છ વિનવનીલ નિરજ સુંદરમ દુડલગો છો રાજેન્દ્ર મંદિર આગતા डाला आजबनी। सौंदर्य शार वर्णन करना पद लीला पद वर्णन करना लीला नु वर्णन करना आ पद ૈયા મેં ને માખન ઓ ઓયા મોરી કબરે બઢેગી ચોટી ઠૂમક ચલત શ્રી રામ ચંદ્ર બાજત પે જનિયા ઠૂમક શ્રી રામ એવા લીલાનું વર્ણન કરનારા પણ આ પદ નથી આ પદ વૈશ્વમાં યુનિક છે કેવલ સહજાનંદ સ્વામી એટલે પરાત્પર પુરુષોત્તમ નારાયણના શ્રીઅંગનું વર્ણન અને એમાં એમના શરીરમાં જે ચિહ્ન હતા તિલ હતા એ જ સ્મૃતિમાં લાવીને વર્ણન કરનારા આ પદ છે ને આ પદ કેવળ કોઈની ઈજારાશાહી હોય આવી તો કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયની છે બીજા કોઈને વિશ્વના ધર્મનો અભ્યાસ કરી લો આવા શ્રીઅંગનું વર્ણન કરનારા સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય તમને ક્યાંય પદ નહીં મળે કેમ એ સામે બેઠા છે ને જોઈને લખે છે સામે બેઠા છે ને હૈયામાંથી રચના થાય છે કૃષ્ણ ભગવાનનું આપણે જરાય પેલું નથી કરતા પણ કૃષ્ણને ક્યાં શરીરમાં ક્યાં તિલ હતું હશે તો ખરા જ ને આવા વિભૂતિ છે પરાત્પર નારાયણ છે તો એના શરીરમાં હશે જ ચિહ્નો પણ ક્યાંય વર્ણિત નથી કારણ કે સામે બેસીને સેંકડો લોકો એમને ભગવાન તરીકે ઉપાસવા વાળા ત્યારે નહોતા રામચંદ્રજીના અંગમાં કેટલા કેટલા શુભ ચિહ્નો છે પણ એનું વર્ણન ત્યારે નથી પણ આ એક સહજાનંદ સ્વામી એવા ભગવાન થયા એવા પધાર્યા એની નજર સામે એના પ્રગટપણે એના પ્રત્યક્ષપણે ત્યારે લાખો લોકો એમના નામની માળા કરતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ अने नजर सामें जी ने पदनी रचना थाती मैं आगली जी बड़ी बात करी एट करी कि साहित्य रसिकजन कदाच आ पदों ने वाँचे थी एक बाजू मूकी दी આમાં નથી તત્વંત જ્ઞાન નિરૂપણ નથી આત્મ જ્ઞાન નિરૂપણ નથી સૌંદર્યુપણ નથી કોઈ વિરહના પદના હમારે વિરહના પદો નથી આમાં તો શું છે આ શું આમાં કઈ બંધુ જમણે કાલે ટીબકડી નમણી નાશિકાન ત્રિળી શોભે નાભી ઊંડી શોભે હા હા જંગા જાનુ પીંડી ને ચરણ નું ધ્યાન કર્યો હવે આમાં તે શું મિરેકલ છે કોઈ સાહિત્ય જગતનો જીવ અને જોઈને શું કરે પણ આ એના જેવી ઘટના છે કે તમે આ શાક બકાલું વેચનારો માણસ હોય જવારીના ટેબલ ઉપર ડેસ્ક ઉપર જઈને તમે હીરાની પોટલી ખોલો તો આ ચાર થાય વા વાલ્યો વા લાયો કહેતી રાજાને ખજાનો ફાય અરે આ તો અક્ષરધામ ખજાનો છે અને પુરુષો તમની છે એટલે એ આમાં નહીં કંઈ રસ જણાય એટલે મે કહ્યું સીધા સાદા છે પણ શ્રીઅંગનું સીધું પિયરસમ એવી આ રચના છે ભૈયાને છેદ કરી દે એવી અમૃત જેવી આ પદરચના સીધી લાગતી સરળ લાગતી પણ જીવના જન્મ જન્મના કલમશ કાપી નાખે એવું આ પદરચના આટલી પ્રાસદ આવી રચના ઘણા પદો સંતોએ ગાયા છે પણ સહજા સામે આ છતી કેવા કેવા પદ છે તમે જો જરૂર પ્રસન્ન થતા હશે ઉભા થઈ જતા હતા પાઘડી આપી દેતા તા વાર પહેરાવી દેતા હતા ભેટી પડતા હતા પણ આ એક પદ રચના એવી છે આ પ્રેમાનંદ સ્વામી હું ઊભો થઈ નહીં સાધુ દંડવત કરી એનું વર્ણન કર્યું એટલે નહીં ભાઈ એનું જ વર્ણન કરતા હતા સામે જે બેઠા એ પણ આ એવી પદ રચના છે કે મૂર્તિને સાણસામાં કોઈ સાપ પકડે ને એમાં પકડી મંત્રવિદ માણસ ભયંકર વિશિલા કોબરા કિંગ જેવા સાપને જે મંત્રને ફેંકે અને સાપ વશ થઈ જાય એમ આ સહજાનંદી આ પદ એવા છે બંધુ સહજાનંદના કે સહજાનંદ સ્વામી છે ને આમ વશ થઈ જાય એવી આ રચના છે એ બોલ્યા ને રચ્યા ગાયા ત્યાં વશ થઈ જાય એવી અદભુત આ પદ રચના સીધી સાહેબ પણ ભક્તોને માટે મહામૂલો ખજાનો છે हाँ जरूर आप रोजे रोज गाए महिमा न हो रोजर जलेबी थी हो तो पे सात में आठ में दिवसे जलेबी जलेबो थ जलेबी ना जलेबो थे जलेबो ए पे तरह घर के बाके पीरसे जलेबी तो तरत सातमें दाड़े तम एम क्योंकि रोज जलेबोन जलेबो पेले दिसे जलेबी थी आठमें दाड़े जलेबो रोज जलेबोन जलेबो ગાન કરતો હોય સ્મરતો હોય તો એને રોજે જલેબી શું જલેબી નો બાપ એટલો મીઠો લાગે એવું મીઠું લાગે એવું એને કોઈ દિવસ જલેબો થાય પણ એ રીતે સ્મરે થાય છે એ કેવો માહોલ હશે જીવબાને રજા જમાડીએ ઓરડાની ઓસરી ઢોલિયો ડાળ્યો છે સજાન સામે બેઠા છે નંદ સંતો બાજુમાં બેઠા છે કેટલાય ભક્તો બેઠા છે સામે લીમ લીમડો છે આ પદ પ્રેમાનંદ સ્વામી સારંગી ઉપર ગાય છે અને એ સૂરજરામ બેઠા છે અને પ્રેમાનંદ સ્વામી ગાય છે અને એમાં કે છે અને શરૂ થાય છે વંદુ સાહજા નંદુ કેટલો શાસ્ત્રનો નિભાવ કર્યો કોઈ પણ રચના હોય તો પહેલાં મંગળાચરણ કરે મંગળાચરણ ત્રણ પ્રકારના હોય ભગવત નમસ્કારાત્મક ભગવત સ્વરૂપ નિરૂપણાત્મક અને ભગવત પ્રાર્થનાત્મક ત્રણ પ્રકારનું મંગળાચરણ હોય કોઈપણ કવિ કોઈ પણ સર્જક એક જ મંગળ મંગળાચરણને પકડે ભાઈ પ્રેમાનંદ સ્વામીને તમે શું કહેશો પહેલું પદ એ આખું મંગલાચરણ છે આખો મંગલાચરણ પહેલું પદ મંગળાચરણ છે એમાં એને કહેશું વર્ણ જ નથી કર્યું પેલું પદ આખું મંગલાચરણ ઝડપથી બોલી જાઉં છું બંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલોલ જેને ભજતા છૂટે ફન કરે ભવ પાર ને રેલોલ સમરૂપ પ્રગટ રૂપ સુખદામ અનુપમ નામ ને રેલોલ જેને ભૌ ભ્રમાનિક દેવ ભજે અક્ષર ભ્રમયાધાર પાર કોઈ નવ લહેરેલો જેને શેષ સહસમુખ ગાય નિમને લો વર્ણવસું રૂપ અનુપ જુગલ ચરણે નમી રેલો નક્ષિ પ્રેમ સકીના નાત્રો રમા રમી રેલો કેવળ પેલું પદ તો એમણે મંગળા ચરણમાં લઈ લીધું પણ ચમત્કાર એ છે કે હંમેશા સર્જક એક જ પ્રકારનું મંગળાચરણ પકડે નમસ્કારાત્મક લીધું હોય તો પછી નમસ્કારાત્મક જ હોય નમો નમ શ્રી હરિય બુદ્ધિ દયા ભક્તિ ધર્મ ગજાતાય ભક્ત કલ્પ એ નમસ્કારાત્મક જ હોય નમસ્કાર બસ પ્રેમાનંદ સ્વામીએ ત્રણેય એક જ પદમાં ત્રણેય પ્રકારના મંગળાચરણ એક જ પદમાં જોડી દીધા છે આ રચના તમે શું કહેશો પેલા નમસ્કારાત્મક બંધુ સહજાનંદ પછી આખું ભગવત સ્વરૂપનું નિરૂપણ કરી નાખ્યું જે હરિ અક્ષર સ્વરૂપ કરી દીધું અને પાછી છેલ્લી કડીમાં પાછું પ્રાર્થનાત્મક એટલે કવિ ને હોય એવું મંગળાચરણ કરે તો માગણી મૂકી દીધી વર્ણવ સુંદર રૂપનું જુગલ ચરણ એ નમી રેલો નખીખ પ્રેમ સખી નાના ગ્રહો ત્રણેય પ્રકારના મંગળાચરણ એક જ પદમાં એમને સમાવિષ્ટ કરી દીધું કાબિલ સાધુ છે એ જ વાત છે ને ભાઈ મને એવું ક્યારેક ક્યારેક થાય છે રોજ નથી થતું પણ મને ક્યારેક ક્યારેક એમ થાય છે કે એ સહજાનંદ સ્વામીની સાથે જે સંતો આવ્યા હતા ને ગોપાળાનંદ સ્વામી गुणादित्यानंद स्वामी प्रेमानंद स्वामी शुकानंद स्वामी मुक्तानंद स्वामी आ बद हजी ये करके यू कदाच दसमा भागनु प्रगट करूमनी साथी आई कदाच हूँ कहू न क्यार क्य मैंने आए सहजानंद स्वामी रोक्या આ નહીં પચે તમે જાળવા જાઓ આટલું લખ્યું છે એ નહીં બહુ પચે એટલે બહુ જ થોડું થોડું એમણે આ કાર્ય કર્યું કહેવાય એમ કહેવાય બાકી મન મૂકીને જો છૂટા મૂક્યા હોય ને તો ઓહો શું કરે ભાઈ તમે કેવી વાત કરો છો આના ઉપરથી આપણને લાગે શું પ્રેમાનંદ સમયમાં શક્તિ નથી જો પણ હવે એમણે બસ જેટલું જરૂરી દેશકાળ અનુસાર બસ એક શુકાનંદ સ્વામીમાં શું સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીની તો તમે વાત જો નિત્યાનંદ સ્વામી છે આ બધા પણ મર્યાદામાં રહીને જે કાર્યો થયા એ શ્રીજીની રૂચિમાં રહીને કર્યા છે તો ત્રણેય પ્રકારના મંગળાચરણના પ્રકાર વણી લીધા એક પદમાં અને જે પ્રથમ નમસ્કારાત્મક મંગળાચરણ કર્યું वंदू ना वंदन करूच क्या सहजानंद रूप कही सक्या होत प्रणमो सहजानंद रसूप कही सक्या होत कूज नहीं है कवि जारे एक शब्द ने सिलेक्ट करते हुए पसंद करतो हुए तरह हंस लो मोती चूए ने चूगे नम चूगता है જોય વિચારી કવિની રચના અર્ધ માત્ર થયો એને વાંજિયા ને ઘેરે દીકરો આવે ને જેટલો આનંદ થાય એવો કવિ રચના કરે ત્યારે અર્ધી માત્ર બચતી હોય ને અને જો રચના થઈ જતી હોય એટલો આનંદ થાય એને હા આ સર્જન આ છે તો જયારે એ શબ્દ મૂકતા હોય ત્યારે કેવો વિચારીને મૂકતા હોય સહજા નંદ હું વંદન કરું છું ત્યાં નમન કરું છું નામું છું પ્રણમું છું એવું કહી શક્યા હોત કહ્યું એનું કારણ છે નમનમાં અને વંદનમાં ફર્ક છે હા વંદન અને વંદન એ બે બાજુ બાજુમાં છે અને બજે બંનેના થોડા મર્મ પણ હલ હીલતા મૂલતા હોય છે જુઓ ચિત્તા અને ચિંતા બે નજીક નજીક છે ને ફર્ક શાનો છે મીંડાનો પણ પાછો અર્થ છે એ બંનેને મિલતો જુલતો આવે ચિત્તા છે એ સળગાવે મરેલાને ચિંતા જીવતાને સળગાવે બે પડખે પડખે જ છે સળગાવવાનું કામ બે કરે છે એમ વદન અને વંદન બે પડખે પડખે છે વંદન ક્યારે થાય અને વંદન કેને કહેવાય મુખ સામે જોઈને તમે પ્રણામ કરો એને વંદન કહેવાય વદનની સામે જોઈને તમે પ્રણામ કરો એને વંદન કહેવાય અને ચરણમાં રહીને દ્રષ્ટિ રાખીને નમસ્કાર કરો એને નમન કહેવાય એને પ્રણામ કહેવાય આટલો ફર્ક છો નમન અને પ્રણામ જે થાય એ ચરણમાં દ્રષ્ટિ રાખીને થાય મતલબ એનો એ છે કે નમન અને પ્રણામમાં દાસત્વ ભક્તિનો ઇશારો છે અને દાસ હંમેશા ચરણની સામે જુએ કારણ કે દાસવત ભક્તિ છે અને ત્યારે નમન જ આવે ત્યારે પ્રણામ જ શબ્દ આવે પણ વંદન છે એ વદન જોઈને જ થાય વદનની સામે જોઈને જ થાય એટલા માટે કે વંદનમાં દાસત્વનો ઇશારો નથી એમાં પ્રેમનો ઇશારો છે કોઈ પણ પ્રેમી હોય એ મોઢા સામે જુએ વંદ મુખ સામે જુએ એ ચરણ સામે જ જુએ એવો દાખલો તમને ક્યાંય નહીં મળે મા એના દીકરાને ઉપર પ્રેમ છે એ દીકરાનું મુખ જ જોવે એના ચરણ ના જુએ કોઈ સ્ત્રી પુરુષને જોવે કે પુરુષ કોઈ સ્ત્રીને જુએ એમાં કામ ભાવ હોય તો એનું મુખ જ જુએ એ ચરણ ન જુએ એ પ્રેમનો વાત્સલ્યનો બે મિત્રો સખા ભક્તિ હોય તો એકબીજાના મુખ જ જુએ મુખ જોઈ જોઈને જ વાતો કરે એ ચરણ સામે કોઈથી સખાને મિત્રોને દ્રષ્ટિ ના હોય સેવકને હંમેશા દાસને હંમેશા ચરણમાં દ્રષ્ટિ હોય એ વાત કરતો હોય તો નીચે જોઈએ પણ જ્યારે સખા છે वात्सल्य छे, प्रेम, चे। प्रेम है तर प्रेम हमेशा मुख सामें जुए मुख सा जुए तो जढ़क वाले आ जी राखे तरह प्रेम ना प्रवाह प्रेम भक्ति प्रतीक है ये प्रवाह ने पकड़ी ने यह नमस्कार थाय शू कहवा नंद एने वंदन कहवा प्रेम छेमना बै प्रकार है उर्दू भाषा में ईस्लाम धर्म में एने ये शब्दों नवाजे लौकिक प्रेम ने अलौकिक प्रेम अपने कही छे तो उर्दू में ईश्के मिजाजी ईश्के हकीकी ईश्के मिजाजी एट लौकिक प्रेम अश्के हकीकी इले खुदाई प्रेम आ प्रेमानंद स्वामी प्रेम है ये ईश्के मिजाजी नहीं लौकिक प्रेम नहीं पर ईश्के હકીકી છે ખુદાઈ પ્રેમ છે એ પ્રેમથી એ પ્રેમાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની સામે જોઈ અને વંદન કરે છે કે વંદો સહજાન પ્રેમ હોય એ મુખ જોઈ રહે અને એને રસ ચરે હવે એ ભાવમાં મારે તમને વિશ્વ તો કહેવાનું નથી તમે જોઈ શકો છો તમે તમારા ઘરે દીકરા છે પછી જે હોય બધું હોય તો તમે મુખ જ ને અને એ મુખમાં प्रेम प्रवाह वेहत हो एक बात ते जोजो कि ज्या प्रेम हो मोटाए भूलाई जाए सामा मनस आनेटाए भूलवीज पड़े जसोदा लाला कृष्णी मोटाई जाखे आ तो नारायण है तो दौड़ा सके तो ये सोटी लारवा दौड़ी सके तोरड़े थी बाधी ने दामोदर लीला थाय तो ये मुख पर थपाट मारी सके भूलाई जाए भूलवीज पड़े भगवान भूलावी दे नहीं तर भगवान ने वात्सल्य भक्ति स्वाद मकान यने तो मारो है। गम्मे ते आवी ने ग्यम के नारायण छो मो ए क्यारक प्रती भगवान करे मुख में ब्रह्मांड देखाड़े तो बीज क्षण वाल थी लाल यशोदा मैने भेटी पड़े और प्रेम थी मोटा पर हाथ फेरवी बढ़ू भूला એટલે તરત થઈ જાય મારો દીકરો છે ભૂખ્યો થયો છે બેટા ત્યાં તું દાવી લે તું દૂધ પી લે માખણ રોટી ખાઈ લે બસ ભૂલાઈ ગયું નંદ એમ જાણે કે આ તો સર્વ સકલ બ્રહ્માંડનો આધાર છે તો એ નંદ એને ઠપકો આપી શકે એની સાથે પ્રેમ ભાવ વાત્સલ્ય દીકરાનો ભાવ રાખી શકે અને એનો હુકમ કરી શકે કે બેટા આટલું આમ કરી જાય તું વાછડા ચરાઈ જાય એટલે ગાયો લઈને પેલા હોય એમ કરી શકે ગોપ પણ જો એમ જાણે કે આ તો નારાયણ છે તો શું એ એની સાથે ખેલ મસ્તી ધીંગા કુસ્તી કરી શકે સિંહાસનમાં પધરાઈ ની પૂજા કરે પ્રેમમાં એ ભૂલવું જરૂરી છે અને ભૂલાઈ જાય સ્વાભાવિક રીતે પ્રેમમાં મોટા ભૂલાઈ જાય આ લોકમાં એમ કહેવાય કે પ્રેમની નેમ નહીં એ સમજણ ભૂલાઈ જાય ને જ્ઞાને ભૂલાઈ જાય ને પ્રેમી પ્રેમ એ બધું ભૂલી જાય કાંઈ ને કાળ દેશ કાળ સ્થળ બધું ભૂલી જાય એને પ્રેમ કહેવાય પરંતુ प्रेमानंद स्वामी नी भक्ति केवी है यथाव्रज गोपीका गोपियों सखी भाव भजन करे सखी भावनी उर्मी है गोपी है सखी है सखी भक्ति प्रेम भक्ति गोपी भक्ति तो गोपियों ने शू लख पड़ू नारद भक्ति सूत्र में नारद जी ने बीसमा सूत्र में कि गोपियों ने भगवान में भक्ति है न तत्री महात्म ज्ञान विस्मृत्यपवाद गोपीओ आटो बढ़ो भक्तिभाव प्रेम हैोपीयो महात्म ज्ञान ने विसरी नहीं जती महात्म ज्ञाने सहित प्रेम है ये जाने से आ कोण है एम मानी नहीं अत्यंत प्रेम थी कृष्ण विहार करे महात्म विसरती नहीं यकती केवी है महात्म ज्ञान युक्त है सहजानंद स्वामी वचनामृत में पास ओथेटिक कर गोपीओ ने तीन मानो भोड़ी है ना, ना ये तो उद्धव जीना समझने ओंगी जाए यी डाही है यहाँ महात्म ज्ञान भगवान पूरेपूरू मटे कही है कि जेने गोपीना भक्ति आईने पी कू नहीं प्रेमान स्वामी ये गोपी भक्ति में है महात्म ज्ञाननी विस्मृति महात्म ज्ञान संपूर्ण जाने साठा चाहिए मोटाई जाने एट्लेज जो, जो भाई आपज तो आज दरजे से समझव पड़े अपन प्रेम क्य रुपया में तुम प्रेम क्य थ जयरे अपने पांच सात वर्षना मटीन मोटा थे पीछे खबर पड़ी कि रुपया में पेड़ा है रुपया में स्कूल फी से रुपया में आइसक्रीम है नहींतर आइसक्रीम आपता हो रुपया मूकी देता था પણ હવે કોઈ આઈસ્ક્રીમ એક કપ આપે તો હજાર રૂપિયાની નોટ કોઈ ફેંકી ના દે પ્રેમ થયો કેમ મહાત્મે જણાયું એટલા માટે જ રૂપિયાને માટે ગિરનારની ટોચ ઉપર ચડવું પડે ને તો ચડી આવે રૂપિયો મળવો જોઈ ક્યારે થયું મહિમા સમજાયો ત્યારે એમ ભગવાનના મુખ સામે લોકો જોતા નથી બાકી બધાના મુખ જોયા કરે છે ન જોવાનું ઘણું જુએ છે પણ ભગવાનનું મુખ કોઈ જોવા આવતો નથી કેમ નથી આવતો મહિમા સમજાયો નથી જો મહિમા સમજાય તો એ મુખને એના દર્શન સિવાય બીજું એને કંઈ જોવું ગમે નહીં તો એ કેવા છે સહજાનંદ સ્વામી એ જો તમને સમજાય પ્રેમાનંદ સ્વામી કે હું કોશિશ કરું તો તમને આ સહજાનંદ સ્વામીનું મુખડું છે ને એ જોવા સિવાય બીજું કંઈ ગમશે નહીં એવું આ સહજાનંદ સ્વામીનું મુખ છે એવું આ વદન છે હું વંદન કરું છું મહારાજ વંદો સહજાનંદ તમે કેવા છો સહજાનંદ છો કેને વંદન કર્યા સહજાનંદને વંદન કર્યા પહેલી વાત વંદન કોને કર્યા હા એ સહજાનંદ કોણ કે જ્યારે નીલકંઠવર્ણી ઘનશ્યામ મારા ગૃહત્યાગ કર્યો વન વિચરણ કરી લોજ સાહેબ રામાનંદ સ્વામીનો મેળા અને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી એમ નામ આપ્યું અને બીજું નામ આપ્યું નારાયણ મુનિ આ બે નામ આપ્યા એમાંનું એક નામ પ્રેમાનંદ સામે પસંદ કર્યું નહીં કઈ નહીં તર કહી શક્યા ને વંદો નારાયણ મુનિ દેવ અતિ રસરૂપ છો થઈ ગયું હોત પણ નારાયણ મુનિ ના મૂક્યું વંદો સજા નંદ રસરૂ પ્રભુ હું વંદન કરું છું કોને વંદન કરું છું એ તો ખરું જ કે જેને ગુએ નામ આપ્યું શું નામ આપ્યું સહજાનંદ સ્વામી એ સહજાનંદ સ્વામીને હું હું કરું છું આ એક બીજું હું સહજાનંદજીને વંદન કરું છું સહજાનંદને વંદન કરું છું મતલબ એ એવા છે કેવા સહજ આનંદ સહજ આનંદ સહજ સહજ સહજ સહ સહજમાં જે આનંદમાં રહે છે અને આનંદ આપે છે એવા સહજ હું વંદન કરું સહજ સ્વાભાવિક સ્વાભાવિક આનંદ આપણા કોઈના આનંદ સ્વાભાવિક નથી સહજ સ્વાભાવિક આનંદ કોને કહેવાય કે જેને કોઈના ટેકાની જરૂર ના પડે સહજ આનંદ કોઈના ટેકાની જરૂર ના હોય અને છતાંય રતિવાય આનંદ મોડો ન પડે એને સહજ આનંદ કહેવાય સ્વાભાવિક આનંદ કહેવાય આપણા આનંદ બધા ટેકાથી ભરાવેલા છે જો કોઈને આપણે નથી કેતા એ બહુ સુંદર છે પણ કેવો છે સહજ સુંદર છે સહજ સુંદર કોઈ સહજ સુંદર છોકરું હોય કોઈ સહજ સુંદર યુવાન હોય કોઈ સહજ સુંદર સ્ત્રી હોય કોઈ સહજ સુંદર પુરુષ હોય એ કેવો હોય એ નાહે નહીં ટાપક ટીપક કરે નહીં તોય એ તમારે સુઈને ઊંઠો ને અને ખુરશી ઉપર બેસાડો ને રૂડો જ લાગે એને કહેવાય સહજ સુંદર એવો સહજ આનંદ છે એને હું નમસ્કાર કરું છું સહજ સહજ સુંદર છે સહજ સહજ આનંદ છે કોઈ ટેકાની જરૂર નહી અને બીજા મોટા ભાગના આવા આમાં કોઈ લગભગ સહજ સુંદર ના દેખાય મારી જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે છે હજી મને કોઈ સહજ સુંદર આમાં નજર નથી આવતું બધા દાઈને નવરાવો હરખા ધોવો ટાપક ટીપક કરો વાળને હરખા કરો આવું બધું કરો વાળ વાળ કાપો નેણબેણ કાપો નાકમાં વાળ હોય કાપો એ જરીક આવું લગાવો લીપી લગાવો પાવર લગાવો આવું કરો ત્યારે ભાઈ કાંઈક જોવા જેવા થાય બાકી તો મોટા ભાગના સવારે નાય ઉઠ્યા હોય નાહ્યા હોય ધોય તૈયાર થઈને બેઠા હોય તોય જે નીકળે એમ કે બાથરૂમ ખાલી છે પેલા નાઈ લ્યો एल आ नो नाश्ता कर लीध सुंदरता नहीं सू ए सुंदर ना लगे सहज सुंदर होने गए ते जुओ सूत ने तो सूंदर लागे मोटा भागना सूता दर्शन ही ना हो सहज सुंदर नहीं सहज सुंदर सहज सुंदरता कोई कि नहीं हूँ सहज सुंदरता समझा तो सहज आनंद समझाश સહજ સુંદર લોકો ઘણા ઘણા છે ને એને હાઈટ ના હોય બ બે ફૂટને અઢી ફૂટને રખડતા હોય અને એટલા સ્પીડમાં ચાલતા આપણને લાગે કે હમણાં આપણી ક્યાંય નીકળી જાય આગળ પણ એ ક્યાંય પહોંચ્યા ન હોય આ વિડીયો ઉભો ને ત્યાં માંડ પહોંચ્યા એટલી સ્પીડમાં આમ જાવ કરોડ હોય જતો ને કાન ખજૂરો હડોળાડો જાતા હોય કારણ હવે અઢી ફૂટિયું ભાગી ભાગીને ભાગે કેટલી એટલે ઘણાને હાઈટ જ ના હોય અને ઘણા ને હાઈટ હોય તો મારી જેમ પાછી મોઢા ઉપર લાઈટ નો હોય હવે આ તો છે એવું કઈ ને આપણે કા હાઈટ ના હોય ને મારે જો હાઈટ છે તો મોઢા ઉપર લાઈટ નથી હાઈટ હોય મોઢા ઉપર લાઈટ હોય તો ખીસુ ટાઈટ ના હોય એના ખિસ્સામાં કઈ હોવું જોઈએ ને તો ખિસ્સા જ નહીં શું કરીએ ઘણા એવા હોય હાઈટ હોય લાઈટ હોય અમા એવા એ દેખાય છે નજર હમ દેખાય હાઈટ છે લાઈટ છે પણ ખીસું ટાઈટ નથી લાઈટ હોય ખીસુ ટાઈટ હોય પણ ઘરમાં રોજ ફાઈટ હોય શું ઈ સુખ ને કરવું છે અને ઘણા જે સહજ સુંદર છે એને તમે જોવો ગમે તે કપડું પહેરાવું મારું ઓબ્ઝર્વેશન છે ગમે તે રંગનું ગમે તે કપડું પહેરાવો શર્ટ પેન્ટ જે પહેરાવો તમારે એ સુંદર જ લાગે સહજ સુંદર હોય એમ બાકી મોટા ભાગના તમારે એને જ અને જો ફીટ આવી ગયા એ જ કલર પહેરાવો તો શોભે નહીતર તો લાગે ખજૂરીનું થળિયું શણગાર્યું છે અને આ ચૂંટણીના બધા વરસાદમાં પલળી ગયેલા બોર્ડ ન હોય રેળાઈ ગયા હોય કેવા લાગે એવું લાગે ચૂંટણીનું બોલ આ તો શું છે વળી એક તો એના શરીરના કઈ દેદાર પણ સૌને પોતાનું શરીર ગમતું હશે ને નહીતર તો આવું કેમ થાય એને આખો દિવસ હાઠીકા જેવો હોય બાંબુ જેવો બાંબુ બાંબુ અને તો આખો દિવસ ઇન્સટ કરીને જ ફરે કઠપુતળીને જબલા પહેરાયમાં હોય હવે એવો લાગે બસ એમ ભર્યા રાખતા એટલે આ ભાઈ તમે ક્યારેક તો હિંશર્ટ બીશર્ટ કાઢીને જરા નોર્મલ રહીને તમે આમ ફરો અને બેસો કેવા રૂડા લાગો સારા લાગો નથી શોભતા શું જવા દો ને પણ સહજ સુંદર હોય ગમે ત્યારે ગમે તે વસ્ત્રોમાં સુંદર લાગે પણ સહજ સુંદર મોટાભાગના નથી હોતા એને સારામાં સારા ડિઝાઇનના કપડાં પહેરાવો તો કપડાં નિશાસા નાખે આને પણ ના ક્યાં પીડ્યા એવા પણ જે સહજ સુંદર એને ગમે ચીથરું પહેરાવી દો તો સુંદર લાગે એમ સહજ આનંદ એને કોઈના ટેકાની જરૂર નહીં એને સહજ આનંદ કહેવાય બાકી તો આપણા આનંદ હવે ખોળો સહજ આનંદ છે કેટલાય ટેકે ઊભો છે દરેક ટેકો પેલો ખસી જાય એટલે તરત પાછું દુઃખ થઈ જાય અરે એક વર્ષ પહેલાની વાત છે પરદેશીય છોકરો આવ્યો અને આપણે ઓળખી તો એ સગાઈ કરવા જ આવે એટલે બધી ફરેને ખોળે ને આ બધી દોડા દોડ પાછો આપડી જોડાયેલો એટલે વારે વારે ફોન કરે જોવા ગયો જોવા મી કે ભાઈ હા ટૂંકમાં વાત પતાય ને મારે યશ્વર નોંધ કંઈ કહેવાનું છે જ નહીં તારે ગોઠવાઈ જાય તમે રાજી કે તું હા નિરાજ ભજન કર્યા તને સુખ નથી આવતું એ બીજું શું કઈ તારું કઈ બીજું જાણવું નથી કઈ કઈ એ નિશાશા નાખે પણ ખોવડા ખોવડા જેવડા નાખ્યો એમાં ભાઈ એને એક જગ્યાએ મેળ પડી ગયો સામેથી પણ હા આવી ગઈ અને આ હતા એના કરતા એને ખુબ પૈસા અને એને જોતું હતું એના કરતા રૂપકડું વધારે પાત્ર ને વધારે ભણેલું વધારે પૈસા લાવે એવું અને એટલા બધા ઘરના બધા ખુશી થઈ ગયા એટલે એનો પછી બીજા ત્રીજે ફોન આવ્યો અમે અહીંયા ફરવા જવાના છીએ ને આ જવાના ને ફોટા પાડી લીધા છે ને બધું નક્કી છે અને લગ્નનું તો પછી ગોઠવાય છે પણ આ કોર્ટ મેરેજ થઈ જાય એટલે ફાઇલ મુકાઈ જાય ને પછી અનુકૂળતા આવશું ને પછી મેરેજ કરે એ નોન સ્ટોપ થ્રી નોટ થ્રીની જેમ બોલી જ આવતો અને કેટલી ભગવાનની દયાને આટલા સુધી આપણે વ્રત કર્યા ને જે કાંઈ ભજન કર્યું ને જે કાંઈ સત્સંગ કર્યો ને એનું ફળ ને મારા રીજી જાય ત્યારે આપણા માટે સારું જ કરતા હોય નહીં આટલું બધું મોડું શું કામ થાય તો આપણું પાત્ર રાહ જોતું હોય મને ઉપદેશ આપવા માંડ્યો તો જ આ બધું મળે ને આ તો પછી એમ હર્યવાર કહેતો જાય પછી તમારા જેવા સંતોના આશીર્વાદને નહીંતર તો આપણે સામાન્ય આ પાત્ર ક્યાંથી મળે ને આ ઘર આપણી સાથે ક્યાંથી હા પાડે મેં કીધું સારું સારું ભગવાન તમારું સારું થઈ ગયું ને બસ કરો ભજન ને મજાક કરો એમ કહીને ફોન મૂક્યો અને બે ત્રણ દિવસ પછી તો ફાઇલ મૂકવા નથી એમાં બીજે ત્રીજે દિવસે ફોન આવ્યો રોવા જ મીંડું કીધું એટલે શું છે પણ શું છે આમાં ના પાડી દીધી ટેકો ખી ગયો જુઓ મારે સમજાવવું છે શું સહજ આનંદ રહ્યો હવે એટલો રડે મારે નોનસ્ટોપ બોલવાનું પછી ભાઈ હે છે આપણે ખૂબ સેવા કરી ખૂબ સત્સંગ કર્યો ખૂબ રથ તપ કર્યા આપણે ખૂબ ભજન કર્યું આપણે ખૂબ ભજન કર્યું અમારી જેવા સાધુના આશીર્વાદ એટલે મે કીધું એ પાત્ર પૈસાદાર હોય તારાથી સચવાય નહીં એમાં ફોરેન કન્ટ્રીમાં આવું તમે લઈને જાઓ ઘરેણાં જેવું કાચની પુતળી જેવું હચવાય નહીં નોકરીએ જવાય નહીં ન્યાજ બેહી રહેવું પડે એટલે એટલે સ્વીજી મહારાજે જે કર્યું એ સારા માટે કર્યું તું ઘરે ન હોય તો નહીં અને તારી સેવા કરે તને જમાડે તને સાચવે તારું ઘર સાચવે તારી નોકરી હચવાય સુખી થાય એટલા માટે મારા તોડી નાખ્યું છે બાકી તું રાજી મને કે એવું છે મેં કીધું હા અરે પણ મારે એ વાત સંભાળીને તમને શું કેવું છે ટેકા ખાઈ જાય તો સુખ રીએ એટલે સહજ નથી મારે તો સહજાનંદ શું છે એ તમને કેવું છે આ સહજ આનંદ એવો જ બીજો કિસ્સો એક કહી દઉં પછી આગળ વધીએ તો એક જણા એ બે વર્ષ થયા એ દિલ્હીમાં કોઈ બહુ મોટી કંપની પછી ત્યાં એના ફોર્મ ભર્યા છે ને નાખી છે ને હવે ત્યાંથી એને હા આવી ગઈ ને પછી મોટો બહુ ઊંચો પગાર એવો બધા ખુશ થઈ ગયો મને ક્યાં આપણે આખા મંડળને જમાડી દેવું છે મેં કીધું ધીરો રે ધીરો રે નહીં નહીં જેટલો ખર્ચો થાય એટલો આખો પગાર આપણે આમાં જ વાપરી નાખો મેં ઓહો હો એટલો બધો નાસ્તા ક્યાંથી આવડો મોટો પગારની જરૂર નહીં અમે તો બધા કાંઈ નથી કર્યું નાના નાના ભગવાને દીધું છે આમ જુઓ ખુદા દેતા હતી છપ્પર ફાડ કે દેતા હે મેં કહે દઈ દેતી હતી છપ્પર ફાડીને જ દેવો હવે એટલો હરખ હમાય ને આમ મજા આવી ગઈ હવે જાઉં છે આમ જાવું ત્યાં એવા કોણ જાણ શું થયું છે પાંચ છઠ્ઠે દાડે રોતો રોતો આવ્યો મને કહે કંપનીએ ના પાડી દીધી અને બાનું એવું કહી દઉં સાવ તમને ફીજુલ લાગે એ કે અમે તમને ફોન કર્યો તો તમે જે નંબર લખ્યો છે એ એના ઉપર અમે ફોન કર્યો તો તમે અવેલેબલ નથી આ એટલે તમે બધા જ વસ્તુઓમાં બોગસ છો એટલે અમે તમારું છે ને આ રદ કરીએ છીએ સ્વામી કે આવું થોડું હોય મેં કીધું લ્યો ટેકો ખાઈ ગયો આનંદ રહ્યો ગામડામાં તમે જોયા છે હવળા હવળા બેઠા એ બીજાને ટેકા દઈ પણ મારા એક બીજા પગ ઉપર પગ ચડાવી પીતા હોય અને ઘણા છડક છાપ નવી નીકળી છે એમ માની ગોતવા બેઠ ગોતવા નો ત્યાં જાવ ત્યાં મળે મફત મળે ત્યારે એ ઉછી બીડીયું ઠુંઠા પીતા હોય પણ એમાં કંઈક ભૂલ થાય ને એકાદન ટેકો ખાઈ જાય બે ગોથા ખાઈ જાય આનંદ રહ્યો ત્યારે પછી એક ગામમાં સરપંચની ચૂંટણી હજી મારે સહજ આનંદ કેવું છે બાકી જો હા સમય છે ને તમારે એટલે એક ગામમાં સરપંચની ચૂંટણી પણ બાર દસ અગિયાર બાર જણા સરપંચના ઉમેદવાર થયા ગામ મૂંજાણ આમાં કરવો કોને આને કરીએ તો ઓલો ઠરડાય આને કરીએ તો આનું ગ્રુપ ઠરડાય આખા ગ્રુપ હોય નક્કી કંઈ થાય નહીં એટલે ગામમાં કોઈ ડાયવા માણસ એણે શું કર્યું કે આ ગામને પાછળ કુવો છે ને પાણી નથી તો અગિયાર બારે જણા ને કુવામાં જે વેલો નીકળી જાય ને એ સરપંચ એ દસ અગિયાર બારે જણા કૂવામાં નાખ્યા આને કહી દીધું જે વેલો નીકળી જાય એ સરપંચ અમારે આ ચૂંટણી જે ગણો એટલે ઓલા બેઠા ત્યાં એક જણા ન્યા ત્યાં તળીએ મીટિંગ કરી એ કે ભાઈ આપણે બહાર નીકળવું છે કોઈ આપણને ટેકો દે એટલે એ રૂપિયા રોકડા રૂટી ઉપર એટલે ઓઈલો ચાર પગે થઈ જાય ને એમ એક જણા પાંચ હજાર એના કે ભાઈ હવે જો બીજો હાલો આના ઉપર બીજો બે જાય એ ટેકો આપે હાલો એને છ બીજો બેસી ગયો હાલો આના ઉપર કોઈ સાત એમ સાત આઠ જણા તૈયાર થઈ ગયા નીચો વાળો કે મને પાંચ હજાર મારી ઉપર આ બધાય અને હવ થી ઉપર વધારે વધારે હું મારો ટેકો ફાંચો ખેંચું છું લેવા સરકારે ટેકા ચાલતી હોય એ પડે એમ આપણા જીવનમાં દુઃખ આવે છે કે આપણો કોઈ આનંદ સહજ નથી બધા ટેકાથી છે એ ટેકાથી જેટલા તકલીફ છે ભાઈ જ્યારે સ્ત્રી મળે સ્ત્રીને પુરુષ મળે તો રાજી થાય એક જણો એના દોસ્તાર મળ્યો તો રોવા જ મેળ્યો રેવો રોવે એવો રોડે એટલે કેમ રડે છે શું છે તો મારી પત્ની ત્રીસ દિવસથી મારી સાથે બોલી નથી તો એ તો વાત છે ઉલટાની શાંતિ એમાં રડવાનું હોય કે હસવાનું હોય તો કે રડવાનું જ હોય ને કેમ આ છેલો દી છે આજે ત્રીસમો દિ છે કાલ બોલવાનું થાય છે અને જો હસીને બોલાવે સારું હોય તો સુખ છે નહીતર પાછું દુઃખ છે પૈસો મળે તો સુખ છે ભાઈઓ જાય તો દીકરો જન્મે તો જતો રે તો ઈચ્છા પૂરી થાય તો ઈચ્છા પૂરી ન થાય તો બધા ટેકા છે એટલે સ્ત્રી નાન ધન નાન પદ નાન એ ખાનપાનના મોઢશોખના બધા જ વિષયોના અને બધા ટેકા લઈને આપણું સુખ છે કોઈ સહજ નથી ત્યારે સહજ આનંદ કોને કહેવાય સહ એટલે સાથે વિથ જ એટલે જન્મેલો વિથ બોર્ન પોતાના અસ્તિત્વની સાથે જોડાયેલો જે આનંદ એને કહેવાય સહજ આનંદ એ સહજ જેનું અસ્તિત્વ પોતાનું સ્વરૂપ જ આનંદ આનંદ આનંદમય છે એવા સહજ હું નમસ્કાર સહજ આનંદ એનું સ્વરૂપ જ આનંદ મૂર્તિ છે એવા સહજ હું વંદન કરું છું અને ભાઈ જો આનંદ જુદા જુદા છું પેલી વાત તો એ તમને કહીએ કે સુખનો વિરોધી દુઃખ છે હર્ષનો વિરોધી શબ્દ શોક છે જયનો વિરોધી શબ્દ પરાજય છે લાભનો વિરોધી શબ્દ ગેરલાભ છે પણ આનંદ એક એવો શબ્દ છે કે એનો કોઈ વિરોધી શબ્દ જ નથી ડિક્શનરીમાં જ નથી કહેવાનું શું છે ભાઈ કે એકવાર પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે તમે એકવાર જો આ સહજાનંદજીનો રસ ચાખી લો તો પછી એ રસને અવરુદ્ધ કરનાર વિશ્વમાં કોઈ તાકાત નથી એ સહજાનંદજીને હું નમસ્કાર કરું હું એને વંદન કરું છું એવા સહજ આનંદરૂપ સહજાનંદ સ્વરૂપ એને હું વંદન કરું અને એ આનંદ એક છે આનંદ જુદા જુદા છે ને તમે નામ સાંભળ્યા છો વિષયા આનંદ વિષયોનો આનંદ સારો સારો ખાવા મળે સારું સારું પહેરવા મળે સારા સારા ભોગ મળે સ્ત્રી પુરુષોના વ્યવહારો સુખરૂપ હોય સારા હોય વિષયાનંદ વિષયાનંદને માટે પણ માણસો મરી જાય છે માથા કપાવે છે એટલે અલ્લાઉદ્દીન આ રજપુતાની પદમીની ને જોવા માટે આવ્યો એમાં કેટલી કાપા કાપી થઈ ગઈ કેટલું બધું થઈ ગયું એ ખાલી અરીસામાં રૂપ જોયો આમ તો એ પતિવ્રતાએ એનું મુખ ના દેખાડ્યું પણ સુલેહ થાય એમ એના પતિ એમ કહ્યું કે તમે પ્રતિબિંબ બતાવી દો એટલે વયો જાય હવે એને પ્રતિબિંબ જોયું એમાં ગાંડો થઈ ગયો અને એમાં કેટલી બધી ખાના ખરાબી થઈ ગયા આજે તમે મેવાડમાં ત્યાં જાઓ તો પછી એ બધી ત્રેવીસ રાણીઓ કે જે હતી જનાન ખાના બધી સ્ત્રીઓ એ પછી પોતાનું પાતિવર ધર્મ રાખવા માટે લાકડાની સળગતી ચિત્તાઓમાં કુદીને બલિદાન આપી દીધું એટલે ઈસ મિટ્ટી કા તિલક કરો એ ધરતી હે બલિદાન કી એમાં રાજપૂતાણીઓની વાત આવે છે અને તમે મેવાડ જાઓ ત્યારે એ ઉદયપુરમાં બધા જ્યાં છે મેવાડ ત્યાં તમને બધું બતાવશે કે આ એ જગ્યા છે કે જ્યાં પદ્મિનીઓ સળગી ગઈ હતી તો સહજ विषय ना आनंद विषय मे तो आनंद छे? आनंद है भजन आनंद एक ने विषय ना आनंद बीजो आनंद याद रखो बीजो ભજન આનંદ નો ભજનનો આનંદ છે વિષયાનંદી ને વિષયનો આનંદ છે કે માણે પાગલ થઈને વિષયોની પાછળ મારું કામ મરું મારું કામ મરું એવા થઈ જાય છે ને આને વિષયોને ઢોલ વાગે છે ને એના માટે ગાંડી અન્યા છે ને આખી એ બધો વિષયા આનંદ છે વિષયા આનંદ માટે જ બધા ભટકે છે બધા પણ એક બીજો આનંદ છે એ ભજન આનંદ શું ભજન નો આનંદ એ નરસિંહ મહેતા એના બાપના શ્રાદ્ધ માટે ઘી લેવા જાય અને દુકાનદારરસિંહ મહેતા ને ભાન રહેતું નથી અને શું કહેવાય ભજન આનંદ આપણે કલ્યાણ બાપા એના દીકરા ડાયાભાઈ એ ડાયા બાપા વડતાલ સમયમાં બાલ સામી સાથે વડતાલ આવેલા અને સભા મંડપ જે સાધુઓનો છે એની ઉપર ઉતારો આપેલો બાજુમાં બધા સાધુઓ ઉતર્યા છે પણ બાલમુકુંદાસ સ્વામીના ડાયા બાપાની સાથે બહુ હેદભાવ ડાયા બાપા એકાંતિક ભક્ત તે એને પણ એક થાંભલે પાર્ષદની જેમ એને આસન આપેલું આમ સ્ટોયણી ગ્રહસ્થની જેમ પહેરે ખડ્યું કેમ પહેરે માટે પાઘડી બાંધે છતાં મુંડન નહીં પાર્ષદની દીક્ષા નહીં તો એ સ્વામી પોતાના આસનની સામે થાંભલી એને આસન નાખી દીધું હતું અને ઉત્સવ સમય એમાં રહેતા પણ ભાઈ રાત્રે ગઢડાના ભક્તિવલ્લભ દાદી કોઠારી સામીની બધાએ લઘુ કરવા પેશાબ કરવા માટે ઉઠે જ્યારે ઉઠે ત્યારે ડાયા બાપા માળા કરતા હો એને ક્યારે સૂતા જોયા નહીં જ્યારે જોવે ત્યારે માળા ફેરવો ડાયા બાપા એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દિવસ થયા બાલ મુકુંદાસ સ્વામી પાસે આવીને કહેલા ગઢડાના કોઠારી સ્વામી કે સ્વામી હ આ ભગત તમે જે છે એ કોણ છે કેમ એનું ભજન એનું ભજન આપણે સાધુ થયા છીએ તો એના ખાહડામાં આપણો પગ ગર્યો નહીં એવું એનું ભજન છે મેં ક્યારે એ પુરુષને સૂતા જોયો નથી ત્યારે કહ્યું કે કલ્યાણ બાપા વંથલીના છે ને એના દીકરા ડાય બાપા છે આવું ભજન આને શું કહેવાય ભજના પગ લાંબો કરીને સુતા નહીં ભાઈ ડાય બાપા વંથલીમાં મંદિરમાં સાધુઓને માટે ગોધડા ગાદડા કરવાના હતા તો બધા બે ત્રણ જણા નક્કી કરતા કેટલી લંબાઈ રાખવી ગાદલા લઈને ગોધડા ને ડાય બાપા આગેવાન પૂછે બાપા આપણે ગોધડું કેટલું લાંબુ કરશું તો કે જેણે પગ લાંબો કર્યો હોય એને પૂછી જોઈજો હ જેને પગ લાંબો કરીને સુતા હોય એને પૂછી જોઈજો બાપા આપણે કોઈ લાંબો પગ કરીને સુતા નથી ને શું ખબર પડે કે ગોધડું કેવડું જોઈએ તમે વિચાર તો કરો ભજનાનંદ શું કહેવાય આપણે પૂજામાં બેઠા હોય ઠાકોરજી કે હું જાઉં છું તારે સ્વસ્થાન ગચ્છ દિવસ બોલવાની જરૂર જ નથી વિષયાનંદ એનાથી ચડ્યા અરે સાંભળજો એનાથી ઉપર છે બ્રહ્માનંદ એ બ્રહ્માનંદ શંકરાચાર્ય અહમ બ્રહ્માસ્મી માનીને સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર છે તેમને બ્રહ્ પોતાના આત્માને એક કરે ને પછી જે સુખનો ધોધ વહે આનંદનો ધોધ વહે અને જગતમાં એને આ બધું છાયા રૂપ દેખાય નહીં ક્યાંય સુખ દુઃખ દેખાય જ નહીં કેવળ બ્રહ્માનંદ જરા ચ ચહુદિશ મોતી એવું જ થાય શંકરાચાર્યની જેમ એને શું કહેવાય એના ઉપર છે પરમાનંદ એ સુખદેવજીનો પરમાનંદ છે પરમાનંદ થયો છે રાજન એ બ્રહ્મરૂપ થઈને અક્ષર બ્રહ્મ સાથે પછી પરબ્રહ્મને ઉપાસ અને જે મૂર્તિનો ચહ ચહ ચહ ચહ જે રસ લે એને કહેવાય પરમાન એ ગોપાલ સ્વામીનો એ બ્રહ્માનંદ સ્વામી એ પ્રેમાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીનો એ ગુણાદિત સ્વામીનો શું કહેવાય એ વેલા ડાયા બાપાનો શું કહેવાય પરમાનંદ થયો છે રાજનંદ વિષયાનંદ ભજનાનંદ બ્રહ્માનંદ પરમાનંદ એ બધા જ આનંદ હજી કેટલાય છે એ બધા ના મૂળ સોર્સ કોઈ હોય તો આ સહજાનંદ છે એ આપણો પર્વતભાઈ સહજ સહજ માં આ ખોલે ખોલે કે બંધ કરે એ ગોવર્ધન છે આ ખોલે આખ બંધ કરે જો સહજ સહજાનંદજીને લીધે સહજાનંદ એ બધા સંતો એ પરામાન એને કહેવાય સહજાનંદ ભાઈ એ સહજાનંદ એમના સ્વરૂપને ખાલી તમે જુઓ આપણે જેમ ટેકા છે તેમને પહેલું ખાલી દ્રષ્ટાંત મારે બાકી તો આપણે કોઈ પહોંચના કે બાથમાં આવે નહીં શ્રીજી મહારાજે કારિયાણીના ત્રીજા વચનાબ્રતમાં કહ્યું કે અમે એવું તપ કર્યું કે લોહીમાં સૂકવી દીધા પછી કાંઈ ઠેસ કેવું વાગે તો પાણીનું ટીપું નીકળે લોહી નીકળે નહીં હવે ભાઈ આપણે એક ટાઈમ ભોજન ના કરીએ તો આનંદ રીએ આમાં કોઈ જાતનો આનંદ રે એવું શરીરમાં છે લોહીનું ટીપું નહીં અને છતાંય જોવા કેવો આનંદ છે કેવો આનંદ છે કેવો આનંદ કેમ એ પોતે જ સ્વરૂપત આનંદમય છે હા પણ મોટી વાત શું છે એ ક્ષણમાં બીજા કરું છું બસ એમાં એની મોટાઇ છે એમાં એની મોટાઇ છે એમાં એની મોટાઇ છે હમે બેઠા એમાં મોટા હમ ઉત્તર પ્રદેશના ગોંડા પ્રદેશના વીરથી સાધુ થઈને મુમુક્ષવાથી વૈરાગ્યો સાથે દીક્ષા લીધી નરસિંહરામદાસ નામ લઈને પછી રામજી મંદિરમાં બાર બાર વરસના વ્રત લઈને અભિષેક કરીને પૂજા સેવા કરે એ નરસિંહરામને એમ પછીના પૂજામાં છે એમાં કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ટૂંકમાં કહું છું એમાંથી બધા વૈરાગ્યોને અયોધ્યા બાજુના હોય ને એને બધાને દ્વારિકાની યાત્રાનું મહત્ત્વ અને આપણે બધાને અયોધ્યા એ બાજુની યાત્રાનું મહત્ત્વ આમથી આમ જ હોય ને એટલે એ બધા સાધુઓ અહીંયા દ્વારિકા આવે અને દ્વારિકાની યાત્રા કરીને આનંદ આનંદ થાય સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આવે ને એ વખતે સહજાનંદ સ્વામીની માણકી ઘોડી ચારે બાજુ રૂમમાં જમવા રૂમમાં જુમવા રૂમમાં જુમવા ઘૂમતી હોય જ્યાં જાય ત્યાં સ્વામિનારાયણની વાત સંભળાય તો એટલે વૈરાગ્યો આ બધું સાંભળે જીવન મુક્તા પ્રગટ હોવા હે ઉનકા નામ સ્વામિનારાયણ હે એ બધી ગુંજતી બધી વાતો કરતાં કરતાં અયોધ્યાના એ મંદિરમાં જ્યાં નરસિંહ સેવા પૂજા કરીને જીવન વ્યતીત કરતા હતા એના મંદિરના બહારના ઓટલા ઉપર બેઠે અને નરસિંહ ભગવાન રામચંદ્રજીને શૃંગાર કરે શણગાર કરે વસ્ત્ર અલંકાર ધારણ કરાવે અરે બોલા બહાર બેઠા બેઠા સાધુડા હો કે હમ કોઈ બેઠા હો પૂછે ને કહા ગયે થે દિખાઈ નહીં થે તો ગયે છે હમ તો ગુજરાત ગયે થા દ્વારિકાધીશ કાપ સ્પર્શ કરવા ગયે થે દીદાર કરવા ગયે થે પરત હમક સુનને જીવન મુક્તા પ્રકટ હુઆરસા હૈ સ્વામીનારાયણ એ સ્વામીનરાયણ બોલે અને રામચંદ્રજીની મૂર્તિ માંથી અલંકાર નામ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે પ્રકાશ થાય નરસિંહરાવદાસજી ને થઈ ગયું કે માણું જેના નામમાં આવો ચમત્કાર છે તો એનામાં કેટલો હશે હવે તો એને ગોત્ય પાર છે બસ એ બધું જેને તેને સોંપવાનું સોંપીને નીકળી ગયા નરસિંહરામદાસ એ ગુમતા ગુમતા ગુમતા ગુમતા ગુમતા ગુમતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ફરતા ફરતા પૂછતા પૂછતા કોઈએ કીધું કે ભાઈ અત્યારે અહીં નથી અહીં નથી ક્યાં છે એ તો ભુજ છે કચ્છ છે એ બાજુ ચાલતા એમાં ફરતા ફરતા જોડિયા બંદરથી બેસીને માંડવી બંતરે ઉતર્યા એટલે માંડવીમાં ભૂક્ષા ના તે બધું થોડુંક કરીને ઉતાવળે પૂછ્યું ભાઈ યુ સત્પુરુષ હૈ ય કોઈ જીવન મુક્ત હે માંડવીમાં કોણ બતાવે માંડવીમાં મહાવેદાંતી અમી લાંબી સુરવાળ પહેરે છત્રીસ ઇંચ નો લાંબો કોટ પહેરે માંથી એક ફૂટ જેવી મોટી આટાવાળી પાઘડી પહેરે ખત્રી નો બચ્ચો રેવો સરસ ગૌર વર્ણ દોત બોત ખંચી હોય પુસ્તક પાનો હાથમાં હોય ખેસ આડો નાખ્યો હોય દસ આંગળીઓ વેટ પીરી પહેર્યા હોય હાથમાં લાકડીને ફરતો હોય હજારો શિષ્ય ખયા ખત્રીનું નામ પડે એટલે સામાન્ય તત્વજ્ઞાની વેદાંતિઓ તો પીસ મૂકે આવો માળો હવે એ ન્યા જઈને એને પૂછ્યું અને ખયાખત્રીનો તમે જાણો છો નહીં એટલો જ આવો પ્રતાપી એ તો એ તો ઠીક છે પણ એ માંડવીમાં સહજાનંદ સ્વામી આવ્યા આપણે વાત કહેલી છે પણ છતાં ઇન શોર્ટ અને ખયાખત્રીને એમ થયું કે હું એને મળું અને સહજાનંદ સ્વામીને પછાડું કારણ કે હું વેદાંતી છું વેદાંતમાં મારી ચાંચ ખૂંચ એને આ કોણ નવા વળિયા જીવન મુક્તાને બધાય છે એક શિષ્ય એમાં પુરુષો બહેનોને બધા એ સાથે લઈ અને માંડવી જ્યાં સહજાનંદ સ્વામી બિરાજ્યા હતા ત્યાં એ ખયાખત્રી આવ્યા મહારાજને કહ્યું કે અંતરિયામી છે વાવડ મળી જાય કે ખયાખત્રી આવે છે ગરવીલા આપણને પરાસ્ત કરવા માટે બહુ સારું ભલે આવે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તો અહીં આવી જાઓ ટૂંકમાં કહીએ રસ આવે છે એટલે બ્રહ્માનંદ સ્વામી અરે મહારાજ ત્યાં શું તો તમે આજે મારે ઠેકાણે અરે મહારાજ મારા વાલા વાલા વારે તમારી જગ્યાએ બેસાઇ મનમાં સંકલ્પ કરો તો મારે હજાર દંડો કરવા પડે નહી આજે અમે કહીએ અમારી આજ્ઞાથી તમે બેસો ખયો ખત્રી આવે છે ગુમાની માણસ છે ગરવીલો છે પ્રશ્નો પૂછશે અમે અત્યારે લીલા કરીએ છીએ અમે તમારા જગ્યાએ બેસીએ છીએ તમારા શિષ્યભાવે વર્તીશું એ તમને ખયો પ્રશ્ન પૂછે એટલે તમારે કહેવાનું કે આવા પ્રશ્ન પૂછો છો આવા પ્રશ્નના ઉત્તર તો આ મારો નાનો સાધુ આપશે એમ કંઈ તમે એમને ભરાવી દેજો એટલે પછી અમે ઉત્તરને અમે ખયાને ફોડી લે છે બ્રહ્માનંદ સ્વામી એવું હોય તો ભલે આજ હું ભગવાન થઈ જાઉં સમા પ્રાણા સખા જેની સમાન રુચિ હોય પ્રાણ હોય મન હોય સ્વભાવ હોય સ્થિતિ હોય એને મિત્ર કહેવાય એ સહજાનંદના સખા થવું સહજાનંદ સખી થવું કંઈ સહેલું નહોતું અત્યારે જ્યાં ગમે ત્યાં કોઈ સાધુને હા મામા બેન કપર કાપી ચા પીએ એટલે દોસ્તાર થઈ જાય એ કંઈ રકાબિયા વ્યવહાર હતા કાંઈ સખા સખી ના વાત કરો છો તે શું બોલો છો અને બ્રહ્માનંદ સાહેબ એક તો બરાવદાર કદાવદાર શરીર ભગવી કંથા શોભે પ્રભાવશાળી વ્યક્તિત્વ એ બ્રહ્માનંદ છે બેસી ગયા મહારાજ શ્વેત વસ્ત્રો પહેરેલા અને બેઠા હવે શ્રીજી મહારાજે ખો વખત્રી આવે એવા ભોળા થઈને બેસી ગયા જાણે હમણાં નવા સાધુ થયા હોય એવા ઘણા છે ને ઘણા તમે આમ જોવા મારી પાસે એક જણો આવે છે બે ને તમને એવું લાગે એવો ભોળો લાગે એને ભોળ પણ રાખો એવો ભોળો લાગે એવો ભોળો એમ એમ એમ એમ છે ને નામનો દિવાય પણ એમ છે ને એમ મહારાજ એકદમ ભોળા થઈને બેસે આવ અને ખયા ખત્રી આવ્યા ગરવાહીમાં આવીને નમસ્કાર મહારાજ તો બ્રહ્માનંદ સ્વામી આવકાર આપ્યો ઊભા થઈને આવો આવો આવો ખયાજી આવો આવો પંડિતજી આવો બહુ આનંદ થયો છે એની ઉદારતા છે કે તમને આવકારે છે પણ આવા ખોટા અર્થ ઘણી કરતા હોય છે આ આપણે આમ કરે છે આમાં શું હોય ઉલટાની એની તેમ દાસ્તા સમજો કે આવડા મોટા છતાંય તમને પણ નમસ્કાર કરે છે તો બ્રહ્માનંદ સામે આવકાર્યા ખયા ખત્રી તો આમ પગ ઉપર પગારાજ રોજ આમ બેસવાની એની ટેવ નહીં આજે આમ હાઉ કહું ને હાઉ થઈને બેસી ગયા થઈને હાથમાં માળા ફૂલફૂલ બધું મૂકી દીધું અને હાવ ભોળા નવા પાર્ષદ થયા હોય એવા બેઠ અને ખયા આવીને પગ ઉપર પગ ચડાવીને બેઠ સીધું ચરુ પ્રશ્નો પૂછવાનો પણ એક સાથે એકસો પ્રશ્નો પૂછી નાખ્યા વેદમાં માનો છો વેદાંતના તત્વજ્ઞાને માનો છો બ્રહ્મમાં માનો છો બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ શું નિરાકાર બ્રહ્મને તમે ક્યાં ક્યાં વિશિષ્ટતાથી વર્ણવો છો જગત સાથે શું સંબંધ છે અયમાત્મા બ્રહ્મનો શું અર્થ કરો છો અહસ્મ બ્રાહ્મિનો શું અર્થ કરો છો તત્વમસીનો શું તમે અર્થ કરો છો અક્ષી વિદ્યા શું છે દોહરવિદ્યા શું છે ષટચક્રની ભેદની પ્રક્રિયા શું છે એક પછી એકસો ને આઠ પ્રશ્નો પૂછ્યા બ્રહ્માનંદ સ્વામી બધાએ સાંભળ્યા હવે એ ખૈયાને ખબર નથી કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ છે શતાવધાની એટલે સો જણા બોલે પ્રિન્ટ થઈ જાય એક સાથે અને સો જણાનું યાદ રાખે પેલો આ બોલ્યો આ બોલ્યો આ બોલ્યો એ શતાવધાની એક સાથે સો કામ કરે સો માણસનું યાદ રાખે એ બ્રહ્માનંદ સ્વામી હતા એ ખયાને ખબર નહીં હવે ખયા એક ને એક પાછું વાંચીને બોલતો હતો કાગળિયું લાવ્યો તો લખીને ખરડો અને એને એકસો ને આઠ પ્રશ્નો વાંચીને પૂછ્યા ખરડો મૂક્યો બ્રહ્માનંદ સ્વામી 108 એકસો પ્રશ્ન એકડે થી 108 આઠ સુધી કડકડ બોલી ગયા ખો તો જોઈ જ રહ્યો ઓહો હો મેં તો લિખા હું આ પડતા હું એ સહજાનંદ દેખો દેખો એકસો પ્રશ્ન વેસે હિ ક્રમ ને ઓલો ખરડો ખોલીને જોતો જાય પણ આટલું બોલ્યા પછી તો ખયો ખત્રી ડગાઈ ગયું એ કે પ્રશ્નો આમ બોલે છો તો ઉત્તર શું હશે પણ બ્રહ્માનંદ સ્વામી સમજે કે ઉત્તર કર્યા જેવા મારાથી નથી એટલે બ્રહ્માનંદ સ્વામી કે ભાઈ હું ઉત્તર કરું તો મારી જબાન લાજે મારે ભગવા લાજે મારો આસન લાજે હું જો બોલું એનો એક અર્થ ઇ કે જો બોલવા જાઉં તો લાજ આવે એવું જ છે બીજો અર્થ એ છે કે આ સહજાનંદ સ્વામી અહીં બેઠા હોય અને હું જો આ લવારી કરું તો એને લાજ આવી કહેવાય મારાથી બોલાય નહીં બાપ મારો બાપ બેઠો છે એ બોલે એટલે કહ્યું કે ખૈયા આ એકસો તારા પ્રશ્ન બાળકના પૂછેલા સ્વભાવ જેવા સ્વાભાવિક આવા પ્રશ્નો છે ખેલવડા જેવા પ્રશ્નો છે ખીલાવડ હોય એવું છે આ પ્રશ્ન ખેલકૂદી કરતો હોય નાનું બાળક એવા પ્રશ્નો હું આના ઉત્તર આપું મારી જબાન લાજે આ પ્રશ્નોના ઉત્તર તો મને એવા પ્રશ્નો ગંભીર હોય તો હું મારી જબાન ખોલું પણ તારા પ્રશ્નોના ઉત્તર તો આ મારો નાનો સાધુ કરશે ખયો ખત્રી જોઈ રહ્યું અને મારા નાનકડા લાગે અને બાજી મહારાજે ખયા ખત્રી આમ જોયું આ હા એ ઉત્તર કરશે અને શ્રીજી મહારાજે શરૂ કર્યું એને ક્રમમાં જ ઉપાડ્યું માળું ઘડી બ્રહ્માનંદ સામે જો સામે જુએ ઘડીક આમની સામે જુએ શું આમાં કોને મોટો ગણો એમ ત્યાં સભામાં એની બા ઊભા થયા ખૈયા વાત એની માં બોલ્યા ઉભા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું નેગામાં કાહે મુનિ વરને નાવે ધ્યાને વાલો ભીને વા રે સલુણી છવિ સજાનંદ સુખકારી રે છવી આખું પદ પૂરું થયું બ્રહ્માનંદ છબી કૂદ્યા અને સાંગ શ્રીજીના ચરણમાં દંડવત કરીને માફી માગી મહારાજ આપ બિરાજો અને ખૈયાની સાથે વાતચીત કરો મહારાજને બેસાડ્યા મહારાજે ખૈયાને પછી કંઈક પ્રશ્નનો ઉત્તર કરવાની જરૂર ન પડી ખયો પગમાં પીડ્યો મહારાજ આપ મને આપનો આશ્રિત કરો આજથી હું બધી બ્રહ્મવિદ્યા આપના ચરણમાં મૂકું છું પણ મહારાજી વડે નૃસિંહદાસજીની વાત કરવી જો અને ખૈયા આશ્રિત થયા ખૈયાને હજી કે એમ છે કે હજી પરચો મળે તો એ બંદરે નાહવા ગયા સરો દરિયા કિનારે ખયાને મનમાં સંકલ્પ થયો કે ભગવાન જો હોય તો ખારું જળ મીઠું કરે અને સહજાનંદ સ્વામી કીધું ખયા આ રેતી આગી કરો ને દરિયાને કાંઠે રેતી આગી કરીને કીધું પીવો જળ પીવો લ્યો અને જ્યાં એનો સંકલ્પ જાણીને કહ્યું ખયો જોઈ રહ્યો વિસ્ફારીત નેત્રે ખાડો કરીને જળ આવ્યું અને પાણી ગાળીને પીધું કોપરા જેવું મીઠું આજે પણ એ વીરડી જ્યાં છે ત્યાં ડંકી મૂકી છે ને એ પાણી બધા ચાખી જુએ છે એ હજી હયાત ઐતિહાસિક ઘટના પૂરે છે એ ખૈયો આ ઘટના ઘટી ગયા પછી નરસિંહદાસજી આવ્યા છે અને એ ખૈયાનું નામ કોઈએ દીધું એ છે સત્પુરુષ જાઓ એટલે એની માડ ને મળ્યા ખૈયા આમ બેઠા થયા પણ ઉભા ના થયા સાધુને જોયા આવકારો આપો એટલું પૂછ્યું આવો સાધુ બેઠા શું ભેખ પહેર્યો તો કે ભગવાન ભેટવા છેવા ભગવાન મળે એવી મારી ઈચ્છા છે એટલે તમને જાણીને અહીંયા આવ્યો છું ખયો ખત્રી કે સાધુરામ સર્વત્ર વ્યાપક નિરાકાર બ્રહ્મ જોવો હોય ને તો હું બતાવું સાંભળજો સાકાર બ્રહ્મ જોવો હોય તો ભુજમાં ગંગારામ ની મેળીએ જા અને જેનું નામ સહજાનંદ છે અને જેનું બીજું નામ સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ બોલ્યાના થઈ ગયું પ્રકાશ હવે સાચું मुठियु वाली ने भाग्या मारे तारो निराकार ब्रह्म जो नहीं मारे तो ये साकार ब्रह्म जो छे, आया भूज घर खोलियो महाराज गंगाराम ने मल्ली मेड़िए आ नीचे आम एना कंपाउंड ने बधी खड़की बंद करेली कोई ने कीध स्वामीनाराण भगवान मारे मल जरा आजीजी करो ने एट्ले कोई कीध हाँ बाबाजी हम जाते हैं અંદર જઈને મહારાજને વાત કરી પ્રભુ બહાર કોઈ વૈરાગી સાધુ આવ્યા છે અને એમ કહે છે કે મારે સજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને મળવું છે દર્શન કરવા છે તો રજા આપો ને કેટલાય બાવા આવ્યા કરે એવા કહે અમે નવરાશિ કોઈને મળો એને કહો જ્યાં આવ્યા છે ત્યાં પાછા બ્યા જાય ઓહો ભૂલી થાય તમારી જ્યાં આવ્યા ત્યાં પાછા બ્યા જાય તે પહેલાં આવીને કહ્યું કે સાધુ ના પાડી દીધી ભગવાને એક એને કહી ગયો જ્યાં આવ્યા ત્યાં પાછા વ્યાજ એટલું બોલા ના પાડી અને ઢગલો થઈને પડી ગયો ચોધામાં આંસુ આવ્યું એવું આક્રંદ કરે એવું આક્રંદ કરે હવે કોઈ સમજાવે તો સમજે જ એટલું રુદન થયું કે ગંગારામ મલ બહાર આવ્યો એ સાધુ આટલું બધું શું રડો છો આંસુ લૂછતા લૂછતા કહ્યું કે હું ક્યાં ક્યાંથી ભટકી ભટકીને આમને ખોલતો ખોલતો આવ્યો છું અને અહીંયા આવીને જ્યાં મારું ઠેકાણું છે એને મને ના પાડી કે જ્યાં તમે આવ્યા છો ત્યાં પાછા ભી જાઓ હું ક્યાં જાઉં મારે એ જોયે છે મારે બીજું નથી જોતું કોઈ પણ હિસાબે ગંગારામ મલના પગ પકડી લીધા નરસિંહદાસજી મને કોઈ પણ હિસાબે ભગવાન પાસે લઈ જાઓ હા હા હા સાધુ રહો રહો હું હમણાં આવું છું મહારાજની પાસે જેમ કીધું મારા સાચો મુમુક છે બહુ રડે છે અને મારા પગ પકડીને કહે છે કે એકવાર મને એમના દર્શન કરાવો મહારાજ કે એવું છે સાચો મુમુખ છે તક હા જાણીએ કેમ પોતે જાણતા જ ન હોય સાચો મુમુક છે એટલે આ ભગવાન બેડો રહેવું ને બધું કાઠું છો હા એ એને નાટક આવડે એ વાત કોઈને કારણ કે નટ છે એ નટ નથી શું છે હા એટલે ગંગારામ મલને કીધું ચાલો જો અમે નીચે આવીએ અને સાધુને બોલાવો નીચે આવ્યા ખડકી ખોલી અને પેલા સાધુ અંદર નરસિંહદાસજી આવ્યા પણ જેવા મહારાજને જોયા દોત મૂકીને પગ પકડી ઢગડ વા મારો બાપરિયો વારો પ્રભુ આજ મને મળ્યો દ્વારકા મારો જન્મ સુફળ થઈ ગયો આંખમાં આંસુ આવી ગયા પણ એને જયારે નીકળ્યા ને ઘરેથી ત્યારે સંકલ્પ કર્યો હતો કે મને પ્રગટ ભગવાન મળે તો મારે સાત વાર એને બથમાં ગાલીને ભેટવું અને સાત વાર મારી કેડે બે સારવાર આ તો બધું એવું ભગવાન થવેલું છે એટલે એ આના સંકલ્પ હતા એટલે જેવા પગ પકડીને કહ્યું કે મારે અઠઈ દ્વારકા છે એટલે મહારાજ ઊભા થઈને બોલ્યા સાધુરામ તમારે સાત વાર ભેટવું ને આવો આપણે ભેટીએ એ ઊભા થયા જોજો હવે જ આ મારે જે કહેવું છે હવે જ આવે છે પણ આગળનું ન કહું ને ત્યાં સુધી આની મજા નહીં શું આગળનું ન કહું ને ત્યાં સુધી આની મજા નહીં એ મહારાજ ઊભા છે અદાન ભુજા શામ ગૌર મૂર્તિ કેવી માસુમ્ય થશે કેવા ભાવથી એના મુક્ષને ભેટ છે એના વિગતને એ ઊભા થઈ નરસિંહદાસજીને ભેટ્યા એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ વારને સાત વાર ભેટીને મૂકી દીધા પણ એ સહજાનંદ મારે એ કહેવું છે વંદુ સહજાનંદ કોણ એ સાત વાર ભેટ્યા સાતે ગ્રંથે તોડી નાખી આત્માનો ઉજાસ થઈ ગયો દેહ ભાવ મમત્વ ભાવ કર્મ ભાવ બધીઓ સપ્ત ગ્રંથિયો બધી ગ્રંથિયો અને બ્રહ્મ જળાહળા થઈ આ ખોલે દેખે મૂર્તિ દેખે આવા બ્રહ્મરૂપ કર્યા આવો સહજ આનંદ આપી દીધો વાત વાત વાત આપી દે પોતાનો આનંદ સહજમાં જેને બીજાને પ્રદાન કરે એવા ક્ષણમાં આપે ભય આનંદ પોતાનો આનંદ ક્ષણમાં વેચે એ હજી વાતો થોડી થોડી થોડી જી બાકી છે પણ એ આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ